सुगंधी भात ने खीचड़ी के जमता छे कोदरी कांगे व कडी के जमता जोया बाजरा नु धान जमता जोया रोटली ने के जमता जो छे। पाक जमता जोया जोया छे छे राता मरचा ने रोटला के जमता जोया जोयाग चना पुडला के जमता जोया जोयाद मग चना दाल तुवेर मसूर दयाल के जमता जोया छे वाल वटाण काजु कलता कवा जमता जोया सारा जोयान घी मत के जमता जोया चे। काजु सारा शक्कर पताल के जमता जोयाव पापड़ी दयालु के जमता जोया कला कंको जमता जोया चिकण ने के जमता छे घिसोड़ा शाक सांगरी जमता है पीडा फी वी डोड़ा के जमता जोया छे फी ने चिचोड़ा के जमता जोया टिंडोरा काजु जोया छे बरत गणा गीना के जमता जोया छे रूड़ा रई ना के जमता जोया छे जोयामल को कोबी ने कोचला के जमता जोया छे शाक एक, एक थी भला के जमता जोया छे पंडोला शाक सारा सुंदर बोडा के जमता रसे रूड़ा कही सीमा शाक तनी न लहिये के जमता जोया को वृताक ने आदू ભજીયા રતાળુ ના સ્વાદુ કે જમતા જોયા છે ભર્યા હવે જે ભજીયા કે જમતા જોયા છે કંઈ કહ્યા ને કંઈ રહ્યા કે જમતા જોયા છે કે જમતા જોયા છે જય સ્વામિનાથ श्रीजी महाराज विविध वनगीओ जमे स्मृति कर स्मृति विचार ए पेली बात तो ये भगवान विध भीद विधना व्यंजन जमे ये भावना भूख्या भगवान ने मेट पदार्थ है गौण भाव मुख्य वस्तु ભગવાન શ્રી કૃષ્ણ વિદુરને ત્યાં જાય છે બહુ પ્રસિદ્ધ કથા છે ભાગવતની ત્યારે વિદુર પત્ની ભગવાન શ્રી કૃષ્ણને જે હાજર હોય એ જમવા માગે છે ત્યારે વિદુરાણી સુલભા એમનું નામ અત્યંત પ્રેમમાં પાગલ થઈ ગયા मन में के भगवान केला एम से तो भगवान ने केड़ा फोली जम भाव मन भाव में प्रेम मन प्रेम કેળાનો જે ગર્ભ હોય એ ફેકી દે અને છાલ ભગવાન ને આપે અને ભગવાન પ્રેમથી પાછા છાલ જમે આવું કોઈ ગમે એટલા પ્રેમથી આપે તો શું કહે એ ભાઈ જરાક ધડો તો રાખો આ શું અમે કઈ ઢોર છીએ એ તમે છાલા નાખો છો તમારી વાત સાચી પણ જરા અપમાન જેવું લાગે છે આપણ અપમાન દેખાશે ભગવાન ને પણ કેળાનો ગર્ભ ફેંકી દીધો દેખાતું જ નથી ભગવાન ને ભૂખ ક્યાં હોય છે એ તો સર્વ તૃપ્ત છે પછી જ્યારે ભીદુરાણીને બાંધ થયું કહો મે મેં તો કેળાની છાલ ખવડાવી રડી પેડા પછી કેળું ફોલીને ગર્ભ આપ્યો તો ભગવાન કીધું આમાં સ્વાદ નથી એમાં મજા આવી ઠાકુરજીને ભગવાન રામચંદ્રજીને જયારે શબરીએ એઠા બોર આપ્યા शबरी ना बोर एठा था प्रेम चोखो शुद्ध नोर चो प्रेम ये जगह बोटाई गये शबरी नो प्रेम अणबोटो केवल भगवान ने अर्थे जो प्रेम बोर पा शबरी भील जाती પણ ભગવાને પ્રેમથી જીમા એવા તો જીમા કે લંકા વિજય કરીને અયોધ્યા અયોધ્યા પાછા ફેર્યા અને પછી જયારે બધા જમવાના આમંત્રણ રાજઘરાના જ આવે કૌશલ્યામાં જમાડે સુમિત્રામાં જમાડે કઈ જમાડે બધા જમાડે પણ હાથમાં ભોજન કવલ લે ચાખે પછી માથું ધૂણા પેલા સબરી ના ભોજન જેવું નું એમ થાય જ એઠા બોર આપણને કોઈ રીતે સમજાય નહિ આ પણ ભગવાન કેવળ પ્રેમ ના જ ભૂખ્યા છે કેવું પદાર્થ આપીએ છીએ મહત્વનું નથી કેવી રીતે આપીએ છીએ એ ભગવાનને આગળ બહુ જ મહત્વ ધરાવે છે આ શબ્દથી તો કેટલું સમજાય એમ આખી ભાવની વાત છે એને શબ્દમાં કોઈ દિવસ નથી મને બહુ આનંદ આવ્યો એ આનંદનું શું શબ્દમાં શું વર્ણન થાય કોઈ વર્ણન શબ્દ માં નો થાય એ તો જયારે એની સાથે એવો જ આનંદ આવે ત્યારે થાય કે હા તમે કહેતા મને આનંદ આવ્યો અનુભૂતિ શ્રીજી મહારાજ એમની સાથે ડુંગરજી પાર્ષદ બંને જાય છે ચાલ્યા જાય છે વચ્ચે લાંગણો ગામ આવ્યો આ બાજુ મહેસાણા પાસે એના પાદર માંથી નીકળ્યા એટલે મહારાજ કે ડુંગરજી અહીંયા પ્રેમી ભગત છે એને જે સામે નાય કરતા જાય ભલે મહારાજ ચારેક વાગ્યા નો સુમાર એ પ્રેમી ભક્ત બાઈ એમનું નામ હતું અમૃતભાઈ મહારાજ ફળિયામાં આવ્યા અમૃતભાઈ જોયું એકદમ ભાવ વિભોર થઈ ગયા ઓહો મહારાજ પધારો પધારો ઢોલિયા ઢાળી દીધા બે સાઈડા જળ પીવડાયું મહારાજ હવે તમે આવ્યા છો તો રોકાઈ જાઓ તો રોકાવું તો નથી જવું જ છે આગ્રહ રહેવા દો અરે મહારાજ માંડ માંડ આવ્યા ને તમે વ્યાજ એના ઉતાવળ છે જવું છે તો એમ કરો તમે જમતા જાવ હું રાત નહીં રોકું વહેલું તમને ભોજન થાળ કરાવી દઉં જમી લો પછી નીકળો જમવાય રોકાવું નથી અમને જવા દે ક્યારેક આવશું ક્યારેક વાત આટલું રાખ ભગવાન પધારા એ સામેથી આવ્યા અને ખાલી પાણી પી નીકળી જાય એવું તો આપણને ગમે નહી ભાઈ આવ્યા છો તો કઈક જમતા જ આવે એમ આ બધું કમાઈ ને રાખ્યું છે કોના માટે છે અરે આજે પણ કોઈને ઘેરે સાધુ આવ્યા હોય ને એવું ટાણું હોય પછી એમ કે જવું છેલ્લી વાગે કઈક તો ફળ ફૂલ દૂધ પાણી કઈક તો લેતા જાવ અમૃતભાઈ તો દિવ્ય પ્રેમ આપણે હજી થોડો ઓછો ગણો પ્રેમ હોય કે રોકાય તો ભલે ને જાય તો ભલે પણ શ્રીજી મહારાજ કે જવું જ છે જેવા પગલા પાછા ઉપાડ્યા ને અમૃતભાઈ જાણે જીવ નીકળી જતો એવું લાગ્યું હાયશકારો નીકળી ગયો અરે અરે હવે ક્યારે આવે મહારાજ નહી પીઠ પાછળ અમૃતભાઈ જોઈ રહ્યા એને મહારાજ ઉતાવળે પગલે નીકળી ગયા પણ અમૃતભાઈ ખસી શક્યા નહી પોતાની ખડકી ડેલીયથી આમ જોઈ રહ્યો મહારાજ નથી જાતા મારું ભાગ્ય જાય છે મારું જિંદગીની આખી કમાણી જાય છે અમારા ઘરે આવ્યા એને મારું જીવતર સફળ ન થયું હું જમાડી શકી નહીં હશે મારામાં કંઈક એવી ખોટ હશે એટલે મારા પાસે નહીં એમની જમવાની ઈચ્છા હોય પણ મહારાજ મને એવી કઈક લાયક બનાવો અને મારા હાથનું કઈક જમું વેલા વેલા આવો બીજું તો શું કયું પણ બહુ જ પોતાના ઘરમાં આવીને અમૃતભાઈ તો બહુ ધ્રુસ્કે રડે પણ હવે મહારાજ તો નીકળી જ ગયા તા તો પ્રેમ એવી વસ્તુ છે ને કે મહારાજ પગ ભારે થવા માંડે આ પ્રેમની અસર છે અને ભગવાન જ ઝીલે છે ઉતાવળી ચાલ હતી ધીમી પડી ગઈ ડુંગરજી કે ઉતાવળા ચાલવું તો છે પણ ચલાતું નથી એ ડુંગરજી ભગત ને ખબર પડે ને ચાલ્યા થોડું સાંજ પડવા માંડી ડુંગરજીને એમ હતું કે મહારાજ હવે ધીમા ચાલો છો સામે ક્યાં પહોંચશું નારાજ કે ડુંગરજી હવે તો હલાય એવું લાગતું નથી આજુબાજુ કોઈ વાડી હોય તો ત્યાં રાતે પડ્યા રહી હવારે ઉઠી નીકળી જશે અરે તો પછી પેલી અમૃતભાઈ કહેતા હતા અહીંયા રોકાઈ જવામાં તમને શું વાંધો હતો અહીંયા વગડામાં ખુસાઈ રહેવું ત્યાં શું વાંધો હતો પણ હવે જે થયું ડુંગરજી હલાય એમ છે નહીં આજુબાજુ જોઈ ગેઘર વાડી વનરાય આ બાજુ આસન જમાવી દીધું મહારાજ ડુંગરજી ને કે ડુંગરજી હવે બીજું જ કઈ કરવું નથી આપડે ચોખવાડી કરીને સુઈ જાય ભલે મહારાજ લંબાવી દીધું રાત ધીમે દેમે આગળ જાય ખેતીવાડીમાં મોડે સુધી મજૂરો કામ કરતા હોય એ બધા ઘરે પછી કામ કરી પાછા ફરવા જોયું ત્યાં તો ન્યા કોઈક સુતેલા જોયા કે આ કોણ ઘુસી ગયું નજીક આવ્યા પોલખાંડ પૂછી ખબર પડી આ તો આપડે અમૃતભાઈ છે એમના ભગવાન છે પણ અડધી રાઈ તે વાડીઓ છેટી હોય છતાંય પેલા ઉતાવળે આવી અર્ધીત રાહત ભાંગ્યા પછી આવીને ઘરે ખબર આપી બા ભગવાન વાડિયે ઉતા અમૃતભાઈ ગયા ના અહીંયા રોકાણા અને ત્યાં વગડે પીડ્યા રહ્યા ક્યાંય જમવાનો મેળ પીડ્યો નથી હશે હવે મારે ભોજન લઈને વહેલું જઈને પહોંચાડવું છે રાત્રે સ્નાન કર્યા રસોઈ તૈયાર કરવા માંડ્યા એ સરસ મજાની ગામડામાં ખેડૂતો ખાંડ સાકર પીરસાતા હોય એની મજા જ કઈક વર હોય હવે એવી સેવ તો મન નથી શેરમાં ક્યાંય મળતી હોય તૈયાર મળતી છે એ બધા તૈયાર શું સ્વાદ હોય ઘરે જે આમ સેવ પડતી હોય મેગી સરસ સેવ તૈયાર કરી સરસ રોટલી ઘી દૂધ દહીં અથાણા પાપડ આ બધું તૈયાર કરીને વહેલી સવારના ચાર વાગે તો અમૃતભાઈ ટોપલામાં બધું લઈ હાથમાં ફાનસ લઈ અને વાડિયે ચાલતા થઈ ગયા પ્રભાત્યા ગાતા જાય છે અહીં મહારાજ પણ વહેલા ઉઠી ગયા છે ઊંઘ આવી નથી એક બાજુ આમનો પ્રેમ બીજી બાજુ પેટમાં મહારાજને ભૂખ લાગી છે પ્રેમને લીધે ડુંગરજીને તે ભૂખ લીધે ઊંઘ આવી જ નથી પડખા મહારાજ ફરે ડુંગરજી કે મહારાજ કેમ થાય છે તો કે ડુંગરજી ભૂખ બહુ લાગી છે ભૂખ લાગી હતી કેટલું કેતી તો ત્યાં ન રેવાય સવારે નાય ધો તૈયાર થાય ડુંગરજી કઈ ખાવાનું મેળ પડશે કઈ ન પડે મહારાજ કઈ મેળ ના પડે તો ડુંગરજી તને ભૂખ લાગી છે મને તો બહુ લાગી છે આખી રાતી મહારાજ કે મને ભૂખ લાગે ડુંગરજી કે બસ ત્યારે ભગવાન ને જો ભૂખ લાગતી હોય તો અમારું શું થતું હોય અને મને તો લાગે ને મારા બપોરે કાજ બપોરે ભૂખ તો લાગે તો ડુંગરજી કે હાલો મહારાજ હવે બીજું શું આય કે બેઠે રીતે કઈ મેળ પડશે નઈ હાલીએ સામે ગામ આવે તો વળી ક્યાંક કોઈક મળી જાય છે ભગવાન નો તો વળી જમવાનું થઈ જાય છે હાલો મહારાજ કે ડુંગરજી એક બાજુ ભૂખ લાગી છે એમાં એક ડગલું મારાથી હલાય એવી હવે લે હાલ હલાતું નથી ખાવું છે ડુંગરજી બીજું કઈ નહીં તું પેલા ખાવા દે પછી કઈ તાકાત આવે તો હલાય ડુંગરજી કે હું ક્યાંથી લાવી દઉં એ તો હિંમત રાખવી પડે ભગવાન પણ સંભારો હિંમત લઈને આપણે હાલતા થઈ જાય સામે ગામ આવે ને જમવાનું થઈ જશે ના ડુંગરજી એક ડગલું હલાયું ક્યાં સારું તો બેહો એમાં પ્રભાત્યા ગીતડા સંભળાણા એટલે ડુંગરજી મહારાજ ક્યાં ડુંગરજી તો આપણા માટે કોઈ જમવાનું લાવતું લાગે હા ઠાયર્યું છે અહિયાં તમારા આટું જમવાનું જ છે પણ ભૂખ્યા માણસ ને ભોજન જ દેખાય મહારાજ એ તો કોઈ મજૂરી જાતા જ છે તે બીજા અવારના વહેલા નીકળ્યા હોય તો ગાતા જાતા હોય મારા તો બેઠા છે રાહ જોઈ એમાં અમૃતભાઈ આવ્યા હજી તો અંધારું હોય એમાં પગ દીધો ને સામે જોઈએ અમૃતભાઈ પણ થોડી ભાવની થોડી પહેલું કર્યું એકદમ ઊંચી અવાજ કે આ કોણ ગરી ગયું છે કોઈના પૂછા વગર ને વાડીઓમાં ઘરધણી ને પૂછ્યા વગર ન ભાઈ કોણ છે અજાણ્યા એટલે ડુંગરજી ને એમ થયું કે આકરે પાણીય છે અને વળી ક્યાંય તોછડા બોલી નાખ્યા ડુંગરજી ત્યાંથી ધીમે ધીમે દોડીને આવ્યો પાસે નજીક આવે ને કે ભાઈ બેન બાલશો નહી આ તો ભગવાન સ્વામિનારાયણ છે તમારા ભાગ તો ભાડા ભાગ ભગવાન સ્વામિનારાયણ આ તે હશે ભગવાન પણ એ પૂછા વગેરે ગરી જાય કોક ની અરે તમારા ભાગ છે એમ કરી છે નજીક આવ્યા મહારાજ હશે ખડખડા જોઈને જ્યાં નજીક આવ્યા ત્યાં ઓળખી ગયા અમૃતબાઈ છે ડુંગરજી હસી પીડા આવેદમ મારા પાસે મહારાજ જોઈને કે લે અમૃત તું હા મહારાજ ત્યાં શું લીધું છે એ મહારાજ કઈ નથી એમાં કઈ નથી ના પણ ટોપલો આવડો મોટો છે એ તો મારા હાથી જમાડવા આવ્યું છું હાથી લજુર અમારે વાડીના રખોપા હોય ને એ કરતા હોય એ હાથી ને જમાડવા નીકળી છે હાઢુડો હોય છે હવા જ છે એટલે મારે બહુ હાચવું પડે એને અને એવો પાછો હાઢુડો એવો એટલે મહારાજ કે હાઢુડો એટલે શું તો હાઢુડો એને કેવાય કયો ને તો જમવા ન બે અને બે ને ત્યારે પછી બહુ દગડાય કરે આ જોઈએ જોઈએ મારે હાચવો પડે ઉગાડતો છે ટોપલા માં ઉગાડ્યું તો મારા કે અમૃત અમને ભૂખ લાગી છે અમને જમાડશો તમે જમો મહારાજ તો સમજે છે કે આ મારા માટે જ લાવી છે સરસ મજાની થાળી મૂકી મહારાજ સરસ મજાની સેવ પીરસી પણ એક વાત થઈ આછા રાતના અંધકારમાં દીવાબતી આવા તો હોય નહીં અમૃતભાઈ જયારે સેવ ને દૂધ ને દહીં ને બધું લીધું પણ એમાં સાકર દળેલી ડબરો હતો ને એ રહી ગયો ને એની જગ્યાએ બાજરાનો લોટનો ડબરો મુકાઈ ગયો આ મોટી કઠણ થઈ પણ અમૃતભાઈને કઈ ખબર નથી અજવાળું તો બહુ છે નહીં સરસ મજાની સેવ રોટલી દૂધ દહી બધું મૂકી દીધું અને ડુંગરથી તાણી તાણી ને કરીને બરાબર ખૂબ નાખજો અમૃતભાઈ દહીમાં નાખેલ સાકર લોટ મહારાજ કેતા અમૃત ઓહો ઓહો જેવું નામ એવું જ અમૃત સ્વાદ છે આમાં શું સેવ મીઠી શું દઈ સાકર નાખ્યા પછી તો હોર મીઠી થાય છે હા મારા અમૃતભાઈ કે સાકર નાખીએ દરેક ભોજન સ્વાદ બદલી જાય બરાબર છે એકદમ બદલી જાય છે એવો મીઠો અમૃત જેવો સ્વાદ આવે છે મહારાજ પ્રેમથી લાવીશું હા તો પ્રેમથી લાવ્યા છું એટલે જ જમે નહી તો જમાય નહી ડુંગર તાણ કરતા જાય મહારાજ મહારાજ લ્યો અરે શેવ ને અરે દૂધ જમો એટલે દૂધ આપ્યું અમૃતભાઈ પાછો આડો ખોબો ભરીને એમાં દૂધ માં લોટ નાખે મહારાજ હલાવી અને વળી અમૃતભાઈ ને એટલે ડુંગરજી તાણ કરે રેડો રેડો દૂધ ને સાકર નાખો મહારાજ કે એલા પણ કેટલું જમાય તમ તમારે જમાય એટલું જમજો બાકી હું તો બેઠો જ છું પછી મહારાજ કે માળા તું તારી સગવડતા કરાવે પણ તું મારા કરતા સ્વાદીઓ છો તું નહીં સ્વાદીઓ છો હું નહીં જમે અરે છે બહુ સ્વાધ્યો ભાવુ બ્રહ્મા ને દુર્લભ છે પ્રસાદ પણ તું જમ્યો નથી મારાથી વધારે અમૃત આ છે ને આ મારો હાથી છે તારો હાથી હું મારો હાથી આ પણ હું જેવો સ્વાદ્યો છું ને એનાથી આ છે ને વધારે સ્વાદ્યો છે તું એને છે ને બઉ પ્રેમથી સાકર નાખી નાખી જમાડીશ ને તાણ કરી જમાડીશ ત્યારે એ હું કરે તો એને સાકર બહુ વાલી છે એને ગળવું બહુ ભાવે એટલે તો મને આગ્રહ કરી નખાવે છે પણ મારા કરતા બહુ સ્વાદીઓ છે ને આ છે એટલે તું એને એને જમાડતી વખતે ધ્યાન રાખજે અરે મારા જેને જમાડીશ એમાં શું ડુંગરજી કે મહારાજ પેલા વાતું મૂકો ને પેલા જમો મને મોઢું થાય છે મહારાજ ક્યાં રહે જમું જ છું ખુબ મારા પ્રેમથી દૂધમાં દહીંમાં સેવમાં લોટ સાકર માની અમૃતભાઈ પીરસતા જાય પણ મારા પ્રેમથી જમતા એવા આનંદ થી જમે ખૂબ જમાયા પેટ ઉપર હાથ ફેરવાની ટેવ છે વચ્ચે વચ્ચે પાણી પીવાની ટેમ છે તૃપ્ત થઈ ગયા ઓડકાર આવી ગયા અમૃતભાઈ ચડું કરાવી ડુંગરથી ટાપી રહ્યો છો ઉના દૂધ અમે બલાડું જોઈ રહ્યું એમ મહારાજ ચડું કરી અમૃત કે લે હવે આપો ડુંગરજી લે ડુંગરજી જમી લે અરે માળીઓ થવા ચેરો તવડાવવા મીંડ્યો હોટલામાં ટૂંકા મીંડા થવા નાક ના ફોઈ ના ઘોડા ની જેમ ઊંચા નીચા મીંડા થવા મહારાજ કેમ મિલાય એમ કેમ કરે અમૃત સાકર ઓછી પડે છે દિયો નાખો હાકર નાખો નાખો વધારે ડુંગરજી કે હાલતું નથી હોત તને શેનું મોત આવે છે હું તારી સામે જઈ તને શું વાંધો છે અમૃત કેવું પ્રેમથી હાકર પીરસે છે બળી હાકર અમૃત કા मने तो नकरी काचा बाजरे मैनेकरी का अमृत राय मैं साकर मान जी आ डूंगर छीट दाक जमो नाज हम ते मार घर पाछा लो હું ફરીથી પાછી સારી રસોઈ બનાવું તમને બપોરે જમાડું તો કે અમૃત હવે તું ગમે એવી રસોઈ બનાવીશ મને ભાવશે નહીં શું જમે છે જમે છે અને ડુંગર થી મને બકારી આવે ન કાચો બાજાના લોટ નું નાખીને દૂધમાં નાખીને આવું કોઈ દી કોઈ ન ખાધું હોય કે ડોબા કઈ દૂધમાં બાજરાના લોટ ભેડ ને ધોળા અરે મહારાજ આ નથી જમાય એમ રોટલી ને દૂધ થોડું જ માં બાકી બાજરાનો લોટ ને સેવ કે દૂધ ને બાજરાનો લોટ જમી શક્યા નહીં આ જીવ અને જગદીશ નો ભેદ આપણે ભોજન જમીએ ભગવાન ભાવ જમે પ્રેમ સિવાય બીજું ભગવાન કઈ ગમતું નથી પદાર્થ તેની નજરમાં જ નથી મહારાજ કે એમને આ ગરડું આ શેર કાંઈ દેખાતું નથી અમને તો એ જ અક્ષરધામ મુક્તો દેખાય છે હવે જ્યાં આખા પૃથ્વી લોક દેખાતા ન હોય ત્યાં બાજરાના લોટ દેખાય પ્રેમ જ દેખાય એટલે ભગવાન ભાવના ભૂખ્યા છે ભાવના ભૂખ્યા છે એટલે પછી કાંઈ ન ધરાવું એવું નથી કારણ પદાર્થ છે એ વાહક છે એમાં જો પ્રેમ હોય તો જમે છે આપણો પ્રેમ કાચો પડે છે એટલે ભગવાન જમતા ન હોય ઘણી જમતા હોય તો આપણને દેખાતું ન હોય પણ ભગવાન ભાવના ભૂખ્યા છે શ્રીજી મહારાજ વેલાલ પધાર્યા રોકાયા બહુ લીલા છે વેલાલની અહિયાં અમદાવાદ પાસે જ વેલાલ નજીક છે એવું રાયણનું ઝાડ હવે તો કદાચ પડી ગયું છે પણ બે ત્રણ જણા બથમાં ત્યારે રાયણ હાથમાં આવે એવું મોટું ત્યાં મહારાજ પરમહંશો સાથે ખુબ રાસ કરી છે માઢ છે જયસંઘભાઈ ત્યાં મહારાજે પંદર સંતોને દીક્ષા આપેલી છે કેરી ના ગાડા ભરી ભરી ને જયંખાઈ લાવેલા એ બધા સંતો ભક્તોને મહારાજે ખુબ પોતાના હાથે આપી આપી કેરીઓ ખૂબ જમાડી છે અને જયસંઘાઇ કીધું કે માગો જયંભાઈ કઈ વરદાન માગો તો કે મહારાજ આ માંડમેળી માંથી જે નીકળે ને એને તમારે તેડવા આવવું એવું વરદાન આપો એ માંઢમેળી આજે પણ વેલાલમાં છે કોઈને શંકા હોય એક આંટો મારી આવો એવી સરસ તીર્થ છે ત્યાં મહારાજ પધારેલા ખૂબ લીલાઓ એમાં મહારાજ એક દિવસ કીધું જયસંઘાઈ હવે અમારે જવું છું જયસંઘા કે જવાય અઢાર જણાના ભોજનના આમંત્રણ પેન્ડિંગમાં પીડ્યા છે અને મહારાજ મારે ઘેરે જમી લો એકને ઘેરે જમી લો અને તમે હલતા થઈ જાવ ગામમાં મને રેવાય દી એટલે તું તારું કરી લેશો ને અમારું કઈ થવા નથી દેતો મારે ગામ આ રહેવું મહારાજ અઢાર જણા ના રસોઈ જમતા જાવ પછી ઓગણીસ મી દિવસે નીકળી જાય ઓગણીસ રસોઈ નહીં લઉં પણ લખાય મહારાજ કે ના જયંતીઓ મને રજા પ્રેમથી દઈ ગયો તો મહારાજ પ્રેમથી જ આપેલી છે અઢાર જણા ને થાળ જમતા જાવ તો મહારાજ કે દિવસ કોણ રોકાય કોણ રોકાય તમે રોકાવો ના જો જયસંઘાઇ એવો તોડ કાઢીએ તમારે અઢાર જણા અઢારે જણાની રસોઈ લેવાની છે ને હા અઢારે ઘેરે કહી દો રસોઈ કરે હું બધા ત્યાં જમતો જઈશ એક હું મને કઈ વાંધો નથી અઢારે જણા રસોઈ બનાવી અને મહારાજ કે હું બધાને ઘેરે થોડું થોડું જમતો જઈશ જયસંઘાઈ કે થોડું થોડું નહીં બધા છે ને એક એક લાડુ આપશે એક લાડુ જમજો ભલે કઈ વાંધો ને એક લાડુ જમશું બધા અઢારે જણા લાડુ જમશે બીજા બેઠા લાડુ વાળ્યા ભાઈ દોઢ દોઢ બબ્બે કિલો નો એક હાવા મોટા ચૂરમાં ના કોઈને મોતી પણ લાડુ વાળ્યા દોઢ દોઢ બબ્બે બબ્બે કિલાના આપડે મોટા મોટો લાડુ થાય અઢીસો ગ્રામ કરીએ હવે દોઢ દોઢ બબે કિલ્લાનો લાડુ જાય ક્યાં આવો મોટો થાળીમાં મૂકે એક લાડુ જમો એક લાડુ જ મૂકે એટલે લાડુ જય એક લાડુ જમવાની શરત છે મહારાજ કે પણ આમાં શું પણ કઈક લાડુ નાનો હતો હોવો જોઈએ એ મહારાજ અમે રીયા ખેડુ અમારા વ્યવહાર જાડા અમારી વાણી જાડી અમારા લુગડા જાડા અને અમારા ખાણા જાડા એટલે લાડુ જાડા વચન પ્રમાણે મહારાજ એવો દોઢ એક લાડુ જમી ચાલુ કરી બીજા ત્યાં એટલો પાછો લાડુ જમી ત્રીજા ત્યાં આવી રીતે અઢાર ઘેરે જમ્યા અઢાર જૂને છત્રીસ કિલો ચૂરમાં લાડુ જમી ગયા ઠાકોરજી પણ એને છત્રીસ કિલો શું આખું બ્રહ્માડ ગળી જાય એને પણ પ્રેમથી જીમા છે આપણને એમ થઈ જાય છત્રીસ કિલો અરે સચ્ચિદાનંદ આ મહારાજ કરે દુર્વાસા કાઠી દરબારાજ શું છે કાંઈ નહી બીજું કઈ નથી તમે જે વાત કરી ને દુર્વાસા એકસો આઠ ની એક બધા થાળ જમી ગયા થોડીક શંકા થાય શું શંકા થાય ભગવાન એ મોટા ને ગપ્પા મોટા મહારાજ કે કાંઈ ગપ્પા નથી બધું સાચું જ છે કોક દીક દેખાડશું ને એમાં વ્યર્ત આવ્યો ને એમાં સચ્ચિદાનંદ સ્વામી આવ્યા મહારાજ બેઠા હતા ને રસોઈ બધી બનાવેલી ઘણા હરિભક્તો ની તમે મહારાજે કીધું જીવવા લુડુવા ને ભરામણ કરી ગા જરા છે ને સવાર નાસ્તો કરાવી શિરામણ કરાવીને પછી મોકલો એટલે લક્ષ્મીવાડી વૈયા જાય પછી મોતીયાના લાડુ ત્રણસો ચારસો જણા રસોઈ ઢગલા ઘરી રાખ્યા હોય સચ્ચિદાનંદ સાહેબ ને પત્રુ મૂકીને બેસાડ્યા આ તો આંખી ગયા એકાત્મા હતા ભગવાન લાડુ ભાંગે બીજો આવ્યો નથી મૂક્યો નથી ગયો નથી ઓલા તો લઈ લઈને હારી હારી ને મૂકે તો સાપ જ મીંડું થવા ટોપલા ઠલવે આવા જ દરબારો માની ગયા મહારાજ આ દુર્વાસા બાપ છે કે બસ અઢાર લાડુ મહારાજ શું છે પ્રેમ હોય ભાવના વડતાલ નો સમય ફૂલ દોલ નો આવાજ દિવસો પુષ્પ દોલોછો ફાગણી દિવસો વડતાલ નો એક જ્ઞાન મહારાજ રંગો રમતા પેલા સરસ મજાના હિંડોળા ઉપર ઝૂલતા એ બાર બારાનો હિંડોળો એનામાં મહારાજે સુંદર મજાના જરિયા ની વસ્ત્રો પોષા હોય અને એ હિંડોળો તમે અત્યારે પણ હજી બેઠેલો હોય અને મહારાજ ને હોય બાર બારણે મહારાજ દર્શન થતા હોય એ હિંડોળાની જે લીલા છે પણ એની સાથે ભોજન પણ લીલા છે પણ એ વડતાલ ની રે ઇંડોળો આંબા ની જો અંબાલી આનીાળ વારો હિચે ઈંડોળો અંબાની સોના સાકળે બાંધ્યો રેંડોળો અંબાની અરે રૂ પકડા બે ચાર વાો મારો હિચે ઇંડોળે અંબાની જર કસી જા જા મા પેરારે ડોળો અંબા નિ અરે શોનેરી તારવા લુ માર હિચેન્ડોળો અંબા નિ ડાર પાને પુર શોબતાર ઇંડોળો અંબા નિ અરે જાર નો ઝમકાર વાલો મારો નીચે હિંડોળો આંબાની દા બાંધો હિંડોળો બાર બારણે રે હિંડોળો આંબાની દા પ્રેમાનંદ સ્વામી બેઠા છે ને લખે છે શું કે છે બાર બારણા बांधो हिंडोलो बार बारणे रे हिंडोलो अंबानीडार अरे कनक जडा कमा हिचे हिंडोलो अंबानीडार बार स्वरूप बिराज तारे हिंडोलो अंबानी डार સ્વરૂપ ધારણ કર્યા બારે બાર દરવાજે મહારાજે લાખો હરિભક્તોને દર્શન આપ્યા કારણ કે એક બાજુ દર્શન થાય તો બીજાને એને તાણી રે કરે મહારાજ દર્શન થતા તો બાર સ્વરૂપ ધારણ કરીને બારે બાર દરવાજે મહારાજ દર્શન આપે છે બાર સ્વરૂપે બિરાજ તારે હિંડોળો આંબાની કોણ કે આ સજાનંદ ભગવાન વાલો નીચે હિંડોળો આંબાની દામ આનંદ સ્વામી આરતી ઉતાર તાર હિંડોળો આંબાની કેટલું પ્રમાણભૂત સાહિત્ય છે કોણ આરતી ઉતારતું તો શું હતું પ્રેમાનંદ સ્વામી કે પછી આનંદ સ્વામી આરતી ઉતારી બાર દરવાજે મારા જુલા એ વખતે ભક્તો ભાવ થયો અરે મહારાજ કઈક તો અમારું જમે બધા સાકર લાવ્યા હોય એ લઈને મહારાજ ને કીધું છે દર્શન કરતા જાવ ભાવ પૂરા કરતા હજારો માણસો આમ દેખ્યું દેખાય ને થાળી નો ઘા કરો ને તો માથા ઉપર ફરફર ફરફર ફરફર સીમાડે નીકળી જાય એટલું માણસ હતું ભાઈ મહારાજ ઝૂલે મારાના મોઢામાં સાકર નો ગાંગડો એક દેવાનો નાનો ગોતે કોઈ સરસ મજાનો મોટો અને પાસાદાર સાકર નો આવો ગાંગડો મોટો લે જેવો મારાની નજીક આવે મારાના મોઢામાં સાકર નો મૂકે મારા ને જાય કેટલી સેકન્ડ લાગે હીંડોળો જઈને પાછો આવતા જ્યાં પાછો આવે ત્યાં બીજો તૈયાર જ હોય જ્યાં ત્રીજો તૈયાર જ હોય અને જ્યાં ગાગડો મૂકીને મારા ને પાછો આવે પાછો સાકર મોઢામાં હોય જ નહીં જમી જાય લ્યો હા બ્રહ્માનંદ સ્વામી ને એમ થયું કે આ રહસ્ય બધાને ક્યાંય ધ્યાનમાં નહીં આવે કે આ ભગવાન નું ભગવાન કૃપા કરીને કેવું પ્રગટ કર્યું છે એટલે બ્રહ્માનંદ સ્વામી ટોણો માર્યો એટલે બધાને ખબર પડે ને એટલે મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ હ ભગવાન થાય તો હાકર ખાવાની બહુ મજા આવે મહારાજ કે લ્યો બ્રહ્માંડ સમય આવી જાઓ તમે સાકર ખાવ બહુ મજા આવે બ્રહ્માંડમ સારું એમાં શું હાકર ખાવાની મળે કોને વાંધો આવે મહારાજ ઉતરી ગયા બ્રહ્માનંદ સાંભળી બેસાડ્યા મહારાજ કે હાલો બીજા નહીં હું જ આપું હાક નો ગાંગડો માપસર નો નાનો બહુ મોટો જેવો આવ્યો ધીમે થી મૂકી દીધો હિંડોળો ગયો પાછો બીજો મહારાજે પકડ્યો બ્રહ્માનંદ સાહેબ બોલી નું હું થયું હજી ગાંગડાના બે ટુકડા ન થયા હિંડોળો પાછો આવી ગયો પાંચ વાર આમ ગયો ને આવ્યો તો એ શાકનો ગાંગડો ખવાનો નહી બીજો તો ક્યાંથી ખવાય બધા જોઈ રહ્યા કા મારા તો જમી દાતા હતા બ્રહ્માનંદ સાહેબ એ ગાંગડો પણ ભાંગી શક્યા નહીં અને વાત સાચીમાં વિચારો કેમ ભાંગે સાકર એ વસ્તુ છે મોટો ગામડા ગોઠવી રહ્યો બે દાંત હોય છે ત્યાં હિંડોળો પાછો આવી જાય આમ નિરાયતે બેઠા બેઠા એક તમને મોટી ગાંગડી આપી હોય બે દાંત વચ્ચે ગોઠવતા વાર લાગ્યા હે કેટલી અને ખાવાની પેલા તો બે હોઠ જ ભેડા ન થાય ગોઠવી રહ્યો ત્યાંથી હીંડોળો પાછો આવી જાય બ્રહ્માનંદ છે ને એવું જાય નીચે બેસો કે ભગવાન થવું હેલું નથી એટલે ખુબ મહારાજ ને પ્રેમથી સાકર જમારી ભાવ છે તો જમે છે નહીતર જમતા નથી ઈ આપડે જતલપુર માં પેલા જીવણા કોળીનો ચીણાનો રોટલો ચણા નહી હોય ચણા જુદા અને ચીણો જુદો ચીણો બહુ વિચિત્ર ધાન્ય છે હળે નહિ એમાં એવું નક્કર ધાન્ય આ બાજુ કઈક પેલા થતું હવે તો થતું છે કે રામજાણે નથી થતું ખબર નહીં એ ચીણા નું ધાન્ય એનો રોટલો દળીને બનાવો ગરમ ગરમ હોય તો હજી તમે એનું બટકું ભાંગી શકો પંદર વીસ મિનિટ પડ્યો રહ્યો પછી અસલ લાકડા જેવું થઈ જાય તાકાત નહી કવાય એવો ઠરેલો રોટલો જીવણા કોળીનો જેતલપુર સગરામ વાઘરી વાઘરીને ત્યાં જમવું એટલે એ એનો રોટલો સાંજનો અને ખાટી છાશ માગેલી વાઘરીને ત્યાં દુજાણા હોય નહીં એ ખાટી છાશ ને રોટલો વાઘરીને ત્યાં સજાનંદ સામે જેમાં ભાવ હતો એટલે આ બધા ચરિત્રો છે ને આ તમને બીજી વાત કરે આ બધા બહુ ચોખા ચોખી ની બધી વાત કરે તમારા ભગવાન સહજાનંદ સામે તો જો કોળીને ત્યાં જમતા દરબાર ને ત્યાં જમતા વાઘરીને ત્યાં જમતા તમને અમારું નથી ખપતું આ મેણા માર એ બધે જમે જ છે અને તમને શું વાંધો આવે આ અનુયાયીઓ છે ને એ પછી બધે બહુ ચીલા કરીને એને બગાડીને બોલું કરે છે ભગવાન તો કેટલા આમ જો તો ફ્લેક્સિબલ કેટલા છે વાઘરી ત્યાં તમે શું પણ એ લોકોને ખબર નથી સહજાનંદ સ્વામીની જીવન સુધારણા છે ને એ પેલા સમજવી જોઈએ સહજાનંદ સ્વામીએ નીચલા વર્ણોના જેના આચાર વિચાર નહોતા દારૂમાંસના વ્યવહાર હતા સ્નાનાદિકના કોઈને ગતાગમ નહોતા એવા અપવિત્ર અસ્વચ્છ રહેનારી કોમ હતી જે એ સહજાનંદ સ્વામી એ લોકોને સુધારીને એટલા ઊંચા લાવ્યા કે એને બ્રાહ્મણ જેવા સંસ્કાર આપી દીધા સગરામ વાઘરી પછી વાઘરી નામનો છે પણ વૈષ્ણવને આટી મારે એવું એનું પવિત્ર જીવન છે દારૂ માંસ અભક્ષ્ય વસ્તુઓનો એને ત્યાં કોઈ જાતનો વ્યવહાર નથી એવા શુદ્ધ આધાર એટલે ભગવાન જમતા દરબારોને ત્યાં જમતા કોળીને ત્યાં જમતા ઠાકોરેને ત્યાં જમતા વાઘરીને ત્યાં જમતા લ્યો ને પણ એ વાઘરી એને ઉંચા લાવ્યા હતા આચાર વિચારો થી ઊંચા વર્ણને આંબી જાય એવા વિચાર આપ્યા ઉલટું છે આજે ઉચ્ચ વિચારો ધરાવનારી પ્રજા છે સમાન ધોરણ નાતે અસ્પૃશ્યતા મિટાવવાને નાતે એ બધાના ઊંચા આચાર વિચાર નીચા લાવવામાં આવે છે એના આચારો ભ્રષ્ટ કરવામાં આવે છે એ પાયાનો ભેદ છે હવે જો જમો શું જમો તમે સુધારો આ બધાને સુધારવાની વાત નથી હવે જેના તેના જેવા વાસણોમાં દારૂ માંસના વ્યવહારો હોય કોઈને ત્યાં દારૂ માંસ ના હોય એને ત્યાં સહજાની સામે અંજળ ગ્રહણ કર્યા નથી શુદ્ધ થયા છે એવાઓને અંજળ ગ્રહણ કરે છે એટલે નહી તો તો ભગવાન છે પણ અપવિત્ર ભગવાન વસ્તુ ગ્રહણ કરતા નથી તમે ભાવના ભગવાન ભૂખ્યા છે એટલે જેવું તેવું તમે દઈ દો એટલે ખાવા માંડે ખાવા જેવું જ થાય ભગવાન છે તો એ ભાવને આધીન થઈને ખાવા જેવું ખાય છે તો આપણે ન ખાવા જેવું ખાઈ જવાય અને ભગવાનનું બધું જ ગ્રહણ કરવું હોય તો ગ્રહણ કરો ને એ તો મરચા ને મીંઢિયા સ્વામી મરચા ને મીંઢિયા જમતા લવિંગ્યા મરચા બે કટકા કરો ને તો આમ ત્રણ ફૂટથી આપણે તીખા પકડે એવા મરચાં તીખા ખાલી મરચાં અને મીંઢિયા એટલે સોનામુખી જુલાબ માટે વપરાય એક ચમચી પાવડર ભરીને તમે ભેંસ ને પીવડાવી ભેંચ જેવું પાણી ખાલી થઈ જાય દાંત કાઢો છો કોઠી જેવું જાનવર ખાલી ખાય એવો જુલાબ લાગે હવે એની સાથે પાસે મરચા એનો ગોળો કરીને મારા ઈ જમે લ્યો સજા ને વાટીને પોતે જમતા એ પથ્થર પણ આજે હજી છે ને તમે લો અરે ભાઈ એક આવો સાધુ ફરતો ફરતો વૈરાગી બપોર નું ટાણું થયું મહારાજ કે જમી લો સાધુ રોટલા સાચ પાણી જમી લો તો કે ના આમ તો મહંત કે સાઠ બેઠ કરે મારે સારું બેસાડો મારી આવી ભદ્રાવાડા માં મોડો ગોળો મૂક્યો લીલો જોયો સરસ મજા નો પકવાન છે લીલા રંગનો નાનો ગોળો મૂક્યો અવડો મહારાજ મેક્યો પણ મર ગયા રામજી આગ લાગી ભાઈ ત્રણ લોક ની ઉમડું લઈને પીવે તો ખર માથે છાંટે ગોથા ખાય મર ગયા રામજી મહારાજ મહંત કે સાહેબ ભોજન કરો ઘી પીવડાવ્યું હાથમાં પહેરવાથી માણસો પીડી ગયો મરચા ને મીંડી હળવદ પાસે રણજીતગઢ ગામ છે એની સીમમાં મહારાજ નીકળ્યા તો ત્યાં મારા શિંગડીયો વચના ઝેર કહેવાય ઉભા ભાઈ જમવા મળે એટલે જમો સજાને જમે વાઘરી ત્યાં જમે જમો એ ભગવાન છે અને છતાંય પણ આચાર શુદ્ધિ આપે અને ભોજન કરે છે ભાવના ભૂખ્યા છે આપણે શેના ભૂખ્યા છે? આપણે ભોજન ના ભૂખ્યા છીએ તો એક વસ્તુ યાદ રાખજો ત્રણ ચાર બાબતો એવી છે એની બે ત્રણ વાત કરું એ સામે આવે ને એટલે આપણે તરત એટલે દેહ જળકી જાય સ્વાભાવિક રીતે સાવ સિમ્પલ વાતો એક ભલે આત્માને ગમે ઊંચી ઊંચી વાત કરતા પણ દેહાભિમાન કેટલું છે એ બહુ સિમ્પલ રીતે બહાર આવી જાય ક્યા અરીસો સામે આવે ને અરીસો હોય આમ તરત આમ આમ આમ આમ હાથ ફરી જાય ચેરા ઉપર છે ને અરીસો સામે આવે એટલે દેહાભિમાન તરત દેખાય એટલે આરીસા નામ બીજું છે શું છે આઈ શું કેવાય એને આઈ નો ઇંગ્લિશ માં આઈ નો એટલે હું જાણું છું હવે છે હિન્દીમાં હા પણ ઇંગ્લિશ માં આઈ નો એટલે અરીસો કે છે હું બધું જાણું છું હું જાણું છું અરીસો સામે આવે સ્વાભાવિક માણસ થી ખબર પડી જાય ભલ ભલા નહીતર આમ કાળી ચતુર્દશી ની આ ચાંદુડિયા પાડી એવો ચહેરો હોય ભેં ની બે હજા પડે અરીસો સામે મૂકો જોવા મળે બીજું દેહાભિમાન ને ઓળખવાનું ક્યાંય સ્ત્રી સારું રૂપ દેખાય માણસ આંખ રહી જાય પતી ગયું તરત દેહાભિમાન ખબર પડી જાય સરસ મજા નો વાનગીઓ આવે એટલે તરત એમ થાય છે આના ઉપર ચપટ મારવી છે ભૂખ્યા નથી આપણે ભોજન ના ભૂખ્યા છીએ ભોજન આવે અને ભોજન આવે સામે અને એમાં પાછી ભૂખ હોય છતાંય જે ભાન ભૂલ્યા નહીં હવે આને દેહ ભાવ ટળ્યો છે ભોજન થવાનું છે ભાગી જવાનું છે પણ તમે સમજો કે બે વાગી ગયા સવારનું કઈ લીધું નથી બે વાગ્યા ત્રણ વાગ્યા ચાર વાગ્યા પાંચ વાગ્યા છ વાગ્યા ભૂખ કડકડી એવી લાગી કે પ્રાણ નીકળી જાય એવી ભૂખ લાગી હોય અને એ ત્રણે તમારી સામે ભોજન થાળી આવે માનસી પૂજા કેટલીક લાંબી થાય આંખ નીચી નથી હે પ્રભુ ખરે ચાલુ જ થઈ જાળ છે ને આજે મને પ્રસંગ યાદ આવી ગયો ગજબ છે જે થાળ પ્રાદિક આપડે રોજ ગાય છે કયો જમો થાળ જેવો એ ભૂમાનંદ સ્વામી મૂળ ગામ કેશિયા જામનગર પાસે કે કેશિયા ગામના એમનું નામ મૂળ પુર્વાસો નું નામ રૂપશીભાઈ એમના પિતા નું નામ રામજીભાઈ ગામમાં કોઈ ભાગવત મહાભારતની કથા કરવા આવેલા એ સરસ કથા કરે એટલે સાંભળવા માટે આ દૈવી કુટુંબ એટલે ગયા છે બાપ દીકરા સાથે પણ બેરાઓ સામે બધા બેઠા હોય ખીચડી હોય બધી સામે શ્રોતાઓમાં પણ ઓલો મહાભારતની કથા કરતા કરતા એ બહરાઓની સામે વિશેષ ધ્યાન આપે અને એવી રીતે આમ કથાઓ કરે એટલે રૂપસિંહ ભલે ચૌદ વર્ષની ઉમર હતી પણ આ કથાકાર ને આંખ ઉપર આપણું કલ્યાણ થાય નહીં આ તો સ્ત્રીઓને રંજન કરવા માટે કથા કરે છે અને આમાં ક્યાંથી મેળ પડે એટલે બાપુજીને ઉઠ્યા ને ત્યારે કીધું પિતાજી આમાં લાગે છે મારું તમારું કઈ કલ્યાણ થાય નક્કામી રાત બગાડીએ નાના છોકરાની આ સંમત જોઈ અને રામજીભાઈ દીકરા તારી વાત છે ભજનારા જો કોઈ આજે કોઈ હોય ને તો સ્વામિનારાયણ ભગવાન સાધુઓ છે પણ મારે હજી એનો જોગ થયો નથી પણ દીકરા આજ હવે મને થઈ ગયું છે કે આપણે વહેલી તકે સ્વામિનારાયણ ભગવાન અહીંયા હજી પૃથ્વી પર છે ત્યાં સુધીમાં આપણે મળીને એનો આશરો કરી લેવો છે તો જ આપણું કલ્યાણ છે હા બાપુજી તમે જાણો છો તો પછી કીધું નહીં બાપ દીકરા ખોલીને પહોંચવું એમનો આશ્રય કરવો આવું મળે ક્યાંથી બે ને પણ સૌ સૌની કઈક ભાગ્યની રેખા છે પિતાજીને અચાનક એવી માંદગી પડી પથારી પડી ગયા ઘણી સારવાર કરી પણ રામજીભાઈને જરાય સારું થયું નહીં અંતકાળ નજીક આવી પણ એક ઝંખના દીકરાને કે બેટા મને લાગે છે કે મારો દેહ પડી જશે મારો મનખો એમ ગયો પણ સ્વામિનારાયણ ભગવાનને મારે મળવાનું નહીં અરે અરે રે જ્યાં સુધી શરીર સારું હતું ત્યાં સુધી મેં જલ્દી ઝંખના કરી નહીં અને જંખના કરી તે મારા શરીરે મને દગો દીધો રૂપસી બેટા હું તને કહું છું તું સ્વામિનારાયણ ને ગોતી લેજે મારા એને પ્રેરાંત જે સ્વામિનારાયણ કહેજે મારો તો દેહ પડી ગયો આ જન્મે તો મારો મેળ ફડ્યો નહીં ભગવાન ઈચ્છા જે જન્મે જરૂર એમાં મેળ પડે ત્યારે પણ મારે ઈચ્છા અધૂરી રહી ગઈ હે ભગવાન અમે તમને જોયા નથી અમે તમારું દર્શન કર્યું નથી અમે તમારી વાણી કે સાંભળી નથી કોઈ પૂજા અર્ચના કરી નથી નામ સાંભળ્યું છે તમારું નામ સ્વામિનારાયણ છે અને તમે સાક્ષાત પ્રભુ છો પરબ્રહ્મ છો પણ મળવાનું પ્રભુ આ મનમાં એવી જંખના અને મળતા વખતે કેવી થાય તમે વિચાર કરો એટલું દિલમાં દાહ થઈને એમને ચિંતવન થયું આયા મૃત્યુ આયુષ્યની દોરી તૂટી અને મનમાં એક જ કે મને સ્વામિનારાયણ ભગવાન અવકાશમાં પધાર્યા રામજીભાઈ જોઈ રહ્યા આપ કોણ છો દેવી ભૂભૂતિ તો કે જેનું તમે ચિંતવન કરો છો એ ભગવાન સ્વામિનારાયણ છે તમારી ચિંતવના જોઈને હું આવ્યો છું તમારું આયુષ્ય પૂરું થઈ ગયું છે વિના સાધને હું તમને મારું અક્ષરધામ આપું છું તમે મારી સાથે વારે વાહ કોઈ સાધન નહી અને રામજીભાઈ મહારાજ તેડીને ચાલ્યા દીકરા ભલામણ કરતા ગયા બેટા આવા પ્રભુ છે આવો છાપો પહેરો છે આવો સુરવાર છે આવો જરિયા જામો પહેરો છે ત્રણ છોગલા છે હશે ત્યારે ગાલમાં ખંજન પડે છે લડાટમાં ત્રિકુડ તિલક છે હાથમાં છડી છે જમણા હાથમાં રૂમાલ છે દસે આંગળીએ વેઢ પહેર્યા છે પાદુકા ઉપર ચડ્યા છે આવું વર્ણન કરતા કરતા દેહ મૂકી ને પિતા શ્રી અક્ષરવાસી થયા ઋપસી મનમાં ચિંતન કરી લીધું કે આવા સામે નારાયણ છે હવે મારે જરૂર મળવું છે ક્ષત્રિય જ્ઞાતિના હતા રાઠોડીની અટક હતી હવે ચિંતન કરતા કરતા ગોતતા ગોતા પણ એમને ધીમે ધીમે સત્સંગ સત્સંગીઓ મેળાને થયો ચૌદ વર્ષની ઉમરે પિતાજી અવસાન થઈ ગયું ઘરનું બધું એની માંથી આવી પીડ્યું એટલે પછી ગામ મૂકીને જીરાગઢ ત્યાં ગયા ત્યાંથી પછી તરઘરી બાજુમાં ગામ છે તો તરઘરી ગામમાં પરિવારના નિભાવ માટે ભૂમાનંદ સ્વામી રૂક્ષીભાઈ ત્યાં એક શેઠિયા ને વાણિયા ને ત્યાં નોકરી રહ્યા ત્રણ વર્ષ મજૂરી કરી પણ એક પૈસો આપે ની વાણિયો છે તકડી મૂકે એવાય કરે છે ઘણા કામ અત્યારે આમાં થતું હોય એવું ઘણું ઘણી જગ્યાએ આ દેશમાં થતું હોય ત્રણ વરસ મજૂરી કરાવે રૂપજીભાઈ રોજ કે મારા પરિવાર જરૂર છે મારી બા વિધવા છે મારે આનાથી રોટલો છે મહેરબાની કરી મને કઈક તો આપો હરા કઈ આપે ત્રણ વર્ષ થઈ ગયા પછી પંચ ફરિયાદ કરી કે ત્રણ વર્ષથી વાણીએ કઈ પૈસા આપ્યા હવે વાણીએ ઉપર એવી છાપ મળો એવો હોશિયાર એવી રાખે ને જાણે કોઈ સપનામાં ખોટું કરે નહી અને પંચ ને એની લાલચ હોય એટલે કોઈ એના વિરુદ્ધ કઈ બોલે નહીં એવું પછી લાકડે લાકડું ભરાયું કે ભાઈ રૂપસી તું ખોટું બોલતો એવું લાગે છે માટે તું જો એવા કઈ સમખાન સાક્ષી બતાવી એવી તો તને પૈસા વાણીયા મળે તો કે શું એમાં વાણીઓ હોય સત્વાદી હોય હરિશચંદ્ર મેં તો પૈસા ચૂકવી દીધા જ આ તો ગળે પડું છે જો સત્વાદી હોય તો લોખંડ સાકળ સળગતી હું ચૂલામાં નાખીને લાલ કરું ભઠ્ઠામાં એ એને મેળે ગળામાં પહેરી લે જો હું એને આપી દઉં રોકડા પૈસા હવે લોખંડ ની તપાવેલી લાલ ચોર થયેલી સાકળ કોઈ હાથે લઈને ગળા માં પહેરે પૈસા લીધા કે ન લીધા કોઈ હગી થાય પણ થઈ ગયું કે અરે ભાઈ મારો તો ભગવાન સ્વામિનારાયણ છે હું તો સત્વાદી છું કોઈ દી સપના કોઈનું ખોટું કર્યું નથી એ ભઠ્ઠો તપાયો લોખંડ સાકળ નાખી અને પંચ ની ઓલો વાણીઓ કે ઉપાડ લે રૂપજી બઉ સત્વાદી હોત તો સ્વામિનારાયણ કઈ સાકળ કોલસા ભઠ્ઠામાંથી લઈને ગળામાં પહેરી લીધી આખું ગામ દંગ થઈ જોઈ રહ્યા એટલે વાણિયાનું મોઢું થઈ ગયું કાળું આ પંચ કે ભાઈ તું જુઠ્ઠો છે આપી દે ત્રણ વર્ષના નહીં પાંચ વર્ષના દઈ દે અને ઋપસીભાઈ ને કીધું ઋષિભાઈ કે ના મારે પાંચ વર્ષના નથી જોતા મને ત્રણ વર્ષના જ આપો પૈસા તો લીધા પણ ઋપસીભાઈ ને થઈ ગયું કે જો દુનિયા આવી જ હોય એવાની મજૂરી કરવી એના કરતા જેનું ભજન કરું છે જેને રક્ષા કરી એની જ મજૂરી મળ્યા કવિ શક્તિ જન્મથી થોડી હતી મહારાજ જેવા શણગાર લક્ષ્મીવાડી બેઠાતા અને પહેરાતા એવું સરસ મજાનું ગીત કિર્તન રચ્યું મહારાજ સંભળાયું મહારાજ રાજી થયા આવો આવો શું નામ છે મહારાજ ઉભા થઈને રૂપસીભાઈ ને ભેટ્યા અને પગમાં પડી ગયા મહારાજ મારી એક જ ઇચ્છા છે રાજી થી આવો બહુ રાજય શબ્દ શબ્દ માંગો શું ઈચ્છા છે મહારાજ મને દીક્ષા આપી સાદો કરીને તમારી સેવામાં રાખો મહારાજ કે રાખ્યા મહારાજ દીક્ષા આપી અને નામ પાડ્યું ભૂમાનંદ સ્વામી હવે એ વખતે તો મહારાજ પાછા એમાં નિયમ આપતા કે પાંચ જણા ને સત્સંગી કરો બે જણા સત્સંગી કરો ત્યાર પછી તમારે ભોજન લેવું નહીં તો ભોજન કરવું નહીં હવે આવી રીતે આકરા નિયમ બધે ફરે અને એમાં પાછું ઘણી તો કોઈ ગણા કોઈ જમવા જ દે નહીં કોઈ સામી ના સાધુજાની દ્વેષીઓ કોઈ આપે નહીં એટલે ગામડે ગામડે ફરતા ભૂમાન સ્વામી ફરે છે જમવાનો કઈ મેળ પડતો નથી ત્રણ દિવસના ઉપવાસ થઈ ગયા ચોથો દિવસ છે હમ એમાં ફરે છે કોઈ વાડીએ ખેત ખેડૂતને ક્યાંય જુએ તો એને ભગવાનની વાતો કરે દૈવી જીવ હોય તો સાંભળે નહીં પેલે લાકડી લઈને પાછળ દોડે વળી સંતો પાછળ સમજાવે આવી રીતે માર ખાય ખાઈને સત્સંગ કરાવવાની એ ચોથે દિવસે એક વાડિયા ગયા ખેડૂતને બેસાડ્યા ખેડૂતે વાત કરી તો ખેડૂત કે મહારાજ બપોરનું ટાણું થયું છે મારે તમને કંઈક જમાડવા જોઈ પણ અહીં કાંઈ બીજું છે નહીં એ દૈવી મારે જમાડવા જોઈ સાધુને મહારાજ તમે ઘઉંનો પોક જમશો ઉમાનંદ સામે ગયા ત્રણ દિવસ તો થઈ ગયા ચોથે દિવસે જમાડવા વાળો મેળ્યો છો તો જમાડીયા ઘઉં નો તાજો ગરમ ગરમ પોંખ પાડ્યો એરંડાના પાન લીધા એમાં પોંક સાફ કરી ઉમાનંદ સાહેબ મૂક્યો ચોથો દિવસ છે ભોજન સામે આવ્યું છે તો ભાન ભૂલતા નથી એ મુક્યો અને મારાને સંભાળ્યા છે હમ અને ભુમાનંદ સામે મહારાજ ને સંભાળી મહારાજ ની મનોમન જવું વારી ધો કર ચરણ કરો ત્યારે જમો જીવન જવું વારી મેલો મેલા કટોરા કંચન થાય જડે ભૈરા ચંબો ચોખી રે જમોન થર હિવાન જમવા ગળા સાતા હે ભર આટલી ભૂખ હોય અને એમાં આવ્યા ભાવથી જમાડે બે આંખમાં આંસુ ની ધાર છે મારા ને જમાડે છે મારા દિવ્ય રૂપે આવી જાય છે અને મહારાજ સ્વામીનો પોગ જમે અને સ્વામી મહારાજને જમાડે અને ખેભર દૂધપાક આ બધી ભાવનાઓ કરી મહારાજને ખેવા જમાયા એ જે પ્રસાદી થાળ એ અદ્યાપી પર્યંત દરેક મંદિરો સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં આ થાળ ગવાય છે એનું આ રીતની ઉત્પત્તિ છે કેવા ભાવ ભોજન આવે તો એ કોઈ ડગતા નથી ભાન ભૂમતા બસ આપણે ભોજન જોઈએ અને ભાન ન ભૂલીએ ને ત્યારે આપણે સારા હરિભક્ત થયા છીએ એ બાન ભૂલવાની વાત શું છે એમાં અમુક બાબતો ધ્યાન રાખવાની છે આમાં તો હરિસ્મૃતિ માં તો આવ્યું જ છે ભાઈ જમતા જોયા છે ને એમાંથી ઉપદેશ તો આપણે કઈક લેવો જ જોઈએ ને કે આપણે ભગવાનને જમતા જોયા છે પણ ભગવાન આપણને જમતા જુએ એવું પણ આપણે કઈક કરવાનું કે આપણે જમતા હોય તો ભગવાન નજર રાખીને જોયું ભોજન સામે આવે પેલી વાત યાદ રાખવી ક્યા ખાના શું ખાવું ખાવા જેવું છે કે ખાવા જેવું નથી વિવેક રે છે કે વિવેક નથી રહેતો આટલું સાંભળ્યા પછી ન ખાવા જેવું છૂટે છે દારૂ માંસ આમલેટ ઇંડા ગુટકા તમાકો મસાલા આ તે બધું ઠુઠું જો છૂટતું ન હોયના કટકાનું આ પાન મસાલા ગુટકાનું છૂટતું ન હોય તો બીજા દોષ શું છૂટવાના છે અને શું જીવમાં એવી ખુમારી દેશને માટે રાજ્યને માટે લોકો કુરબાન થઈ જાય છે ને અરે ધનને માટે બે પૈસા માટે કે બે પરિવાર માટે માણસ જીવ ખોઈ નાખે છે કોઈ આંખ મળી ગયું છે એના માટે ગળા ફાંખા ખાઈ ને મરી જાય છે એક ગુટકો સહજ સાહેબ માટે હાટો ન છૂટે વ્યસન નો છૂટે પાનપીડી ન છૂટે વાત સાચે મારે છૂટતું નથી કબીર સાહેબ પાસે એક જણ આવીને બેઠો મને કહ્યું કબીર સાહેબ ને કબીર સાહેબ મને આ દુર્ગુણો ઓળખી ગયા છે છૂટતા નથી કબીર સાહેબ કેમ નથી છૂટતા ના કબીર સાહેબ તો બઉ પ્રેક્ટિકલ માણસ એલા ભાઈ દોડો મને આ જાડવું છોડતું નથી એલા ભાઈ દોડો આ જાડવું મને છોડતું નથી પેલો કે બાપજી રાયડો શું પાડો છો તમે જ પીકડ્યું છે એલા વ્યસન ત્યાં જ પીકડ્યા છે તમાકુ નથી છૂટકા છૂટતા છૂટતા આપે છે કે તમે જાડું છો તું મૂકી દે ને શું પડે છે સીધી વાત છે ને એ કઈ આપડે આપડે જન્મ ત્યારે તમાકુ ને પડી ગયા હે જન્મ છોકરો કઈ આવ્યો હોય બાબલો ગુટકા ખખડાવતો આવતો હોય છો જોઈ લો આવ્યો કોઈ નથી આવતા દારૂની બોટલ લઈને કોઈ આવતો નથી આ તો પછી નહી કાંઈ નહીં ધાણા દાલ કશું નહીં નહીં ચા કોફીડું કશું નહીં અને ફડાક મારી હમણાં બે દી પેલા એક જણા ફોન આવ્યો તમારી કેસેટ વ્યસન મુક્તિ ને હમણાં સાંભળી સાહેબ કથા વાર્તા પ્રવચન સાંભળ્યું બહુ સરસ મજા આવી ગઈ પણ સારું હું જ્યાં જરીક ગુટકાન તમાકુ નથી ખાતો ત્યાં સુધી મારે જાજરું જવાતું નથી मैं कीधु अल्ला अमे कहीं तू तरह आ धंधो ते करो क्या पैसा दई दुख ली आए बजार में लिया नहीं तो कई खरेखर बजार पैसा दई ले लड़ो दुख આપણે કેવું ખર્ચ ત્યાર પછી એના બધા કચુકડા ચાલુ થાય શુકરવા નહીં એવું ઘોડાના મોતર જેવું પીવું ફર્સ્ટ ક્લાસ ફ્રૂટના જ્યુસ ટેવ પાડો ને નારંગી પીવો ઓરેન્જ પીવો મોસંબી પીવો નાળિયેર સરસ પાણી પીવો લીંબુ સરબત પીઓ લાવ હું બનાવી દઉં આમ દૂટિયા પડી જાય એવું આદુ નાખેલા ઉકાળા પીવો તુલસી ના રસ નાખી સરસ ઉકાળા શું પીવો એવું પીવો પીવા જેવું પીવું ગાય ભેંસ સૃષ્ટિ જન્મી તેદાની છે ને ગધેડા તેદુ છે ગધેડો થવું કેવું કેવાય પ્રાણી નામ લયું આપડે કઈ કેવું થાય ગધેડો સંભારાઇ દઈ જે રાખલી ખાવા ગયો ક્યારે માંસ ખાધું એનો આહાર બદલ્યો આ વિવેક વાળો કોણ કેવાય કયો છે કોણ કેવાય તમે કયો એક સિંહ તો ગરડો થઈ ગયો એટલે એક સિંહ ગરડો થઈ ગયો એટલે શિકાર માટે રખડી ના શકે પણ બતાવે ને તો પછી પાડી દે એટલી તાકાત ખરી પણ રખડી રખડી ગોતવો એનું કામ નોકર રાખ્યા એમાં નોકર ગોતતા હતા માંડ માંડ જીડ એક ગધેડું જીડ્યું અને એક શિયાળ જીડ્યું એટલે બે નોકર માં રાખ્યા એટલે ઓલા શિયાળીઓ હોય ને એ જે ગોતી આવે કોઈ હોય સિંહને કહે એટલે સિંહ દોડી ને પછી શિકાર કરે અને પછી સિંહને ખાવું ખાઈ લે પછી આપી દે આવું ચાલે રાખ મોટું મારણ મળી ગયું એટલે શિયાળી છે પછી સિંહે શિકાર કર્યો પછી એ વખતે ગધેડો હાજર નહીં એટલે શિયાળી એટલું હતું તો સિંહે એને શિયાળિયા કીધું લે સરખા ભાગ પાડી નાખી શું ભાગ પાડી નાખે આપડે બે ના જમી લઈએ એટલે શિયાળે હરખા ભાગ પાડવાનું કીધું એટલે બે ભાગ પાડ્યા હરખા હરખ કટોકટ અને સિંહ ખીજાણો મૂર્ખા તું મને તારા જેવો ગણેશ તારો જેવડો એવડો જ મારો તું શું સમજ તું જાય નું શિયાળી હું કોણ વનરાજ અને તારું જેટલું એટલું જ મારું એક પંજો મારી શિયાળે મારી નાખ ત્યાં ઓલે થોડી વાર થઈ ગયા ગધેડો વિચારો કે ગયો છે ઉથરેટી પાછો આવ્યો એટલે આવીને કે માલિક સલામ હા આ શિકાર લઇ આવ્યો છો ફરખા ભાગ પાડી નાખ ફરખા ભાગ પાડી નાખ અને ગધેડો ગમે પણ આમ જોયું તું મરેલું પીડ્યું હતું કોણ હા આમાં તકલીફ છે એટલે ગધેડું સમજી ગયું હાનમાં એટલે બે ભાગ પાડ્યા પણ મોટો ઢગલો કર્યો સિંહ એના માટે અને પોતાના હાટ એટલું રાખ્યું એટલું લ્યો માલિક ફરખા ભાગ પાડી ગયા હા તને ભાગ પાડતા આવી આમારો ભાગ મોટો તારા માટે આટલો તને ભાગ પાડતા સરસ આવી હે ગધેડા આ તને આવા સરસ ભાગ પાડતા કોને શીખવાડ્યું તો ગધેડા કોઈ શિયાળે શીખવાડ્યું શિયાળે શીખવાડ્યું એમ પછી ગધેડો બોલો મહારાજ અનુભવ તો ગધેડો શીખી જાય છે અનુભવ થી તો ગધેડો શીખી જાય છે પણ આજનો માણસ શીખતો એટલે ગધેડો કોઈ દી એનું ભોજન બદલતો નથી અને માણસ આહાર વ્યાર બદલી નાખે આજે તમને બીજી વાત કહો એ લોકો કુદરત થી જે સૃષ્ટિમાં એ જ ખાય છે ને એના માટે જે નક્કી કર્યું છે કુદરત એ ખાય છે આપણા માટે શાકાર છે અને વૈજ્ઞાનિક પ્રવું થયેલું છે બઉ લાંબી વાત તો આપણે ત્યાં માંસાહારની જે કેસેટ છે પંચવર્તમાન એમાં પ્રાણીઓ છે એક માંસાહારી જેટલા પ્રાણીઓ હશે એ જન્મે ત્યારથી એની આંખો બંધ હોય તમે બિલાડી લ્યો સિંહ લ્યો ગમે તે પ્રાણીઓ લ્યો જન્મે ત્યારથી એની પેલી આંખો બંધ હોય આઠ દી દસ દી પંદર દી જ એની આંખો ઉગડે માંસાહારી પ્રાણી બીજું માંસાહારી પ્રાણીઓ હોય અને આપણે શાકાહારી છે શાકાહારી ગાય હોય ભેંસ હોય ગધેડા હોય ઘોડા હોય બધાની જન્મની સાથે આંખ ખુલ્લી એ શાકાહારી માંસાહારી બધાની આંખ બંધ હોય પછી માંડમાની બિલાડી જે હોય તો કેટલા દિવસે આંખ ખુલે એ બધા માંસાહારી અને બીજું માંસાહારી પ્રાણીઓ છે ને દાંત અને નખ ભયંકર તીક્ષ્ણ હોય કારણ કે શિકાર કરવાનો ચીરફાડ કરીને ખાવાનો અને જેટલા શાકાહારી પછી ગાય હોય ઘોડા હોય બકરી હોય ઊંટ હોય બધા નખ અને દાંત તીક્ષ્ણ ન હોય કારણ કે એને શિકાર ફાડીને ખાવાનો નથી ખાલી બીજું લાંબી આ તો ઘણી બધી આંતરડાઓથી માંડીને આખે મોઢાની પ્રક્રિયા માંડીને બધી જ વૈજ્ઞાનિક રીતે પ્રૂવ થયેલું આ સાહિત્ય છે પણ માંસહારી કોઈ પણ પ્રાણી હોય એને તમે પાણી પીવા આપો જીભથી ચાટશે અને શાકાહારી ને આગળ કોઈ પણ આગળ તમે પાણી મૂકો આપણે જેમ ચૂસીને પીશે ગાય પણ ચૂસી ને પીશે બકરી પણ ચૂસી ને પીશે બાકી તમે જો બિલાડીને પાણી આપો આમ કરશે સિંહ પણ એમ જ વાઘ પણ એમ દીપડો શાકાહારી જીભથી લબલભ કરીને પાણી પીશે અને માંસાહારી બધા લબલભ પીશે શાકાહારી બધા ચૂસીને પીશે કુદરતનો જ જેવો આટલો ભેદભાવ છે એ બનાવી છે બોડી માંસાહારી પ્રાણી નું મોઢું છે ને આમ જ ખુલશે અપ એન્ડ ડાઉન આમ જ અને આપણું છે ને રાઉન્ડેબલ કારણ કે આપડે ચાવવાનું છે એટલે તમે ગાય છે ખાઈ લે ખાઈ લે પણ પછી બેઠી બેઠી વાઘોળા કેવું અને કૂતરો જુઓ શિયાળ જોવો સિંહ જોવો એ બધા ખાય ખરા આમ આમ આમ તોડે અને બટકો ગળી જાય એને રાઉન્ડેબલ આમ થાય એડજસ્ટેબલ એવું મુખ ના હોય કારણ કે એને ચાવવાનું નથી શા માટે નથી ચાવવાનું એ જે ખોરાક ખાય છે એ પચેલું લોહી તૈયાર જ છે એને પચાવીને ચાવીને લોહી બનાવવાની ક્યાં જરૂર છે એટલે કુદરતે જ વ્યવસ્થા નથી રાખી ખોટો ખર્ચો શું કરવો બીજાગ્રામાં જરૂર નથી એને આપણે જરૂર છે ચાવવાની એટલે જડબા જેવા બનાવવા છે જે ચાવે તો જ એને પચે ને પચે તો જ એનું લોહી થાય આ શાકાહારી ને ને કુદરતી રીતે જ આખો ઘણો બધો ક્રમ છે એવી આંતરડાની બધી આખી રચનાઓ છે આપણે છતાં શાકાહારી જન્મ સિદ્ધ આપણે આપડો આહાર મૂકી દીધો અને આજે કોઈને કહો કે આ ના ખવાય તો આમ જોઈ રે કેમ ના ખવાય ગળે ઉતરે ગળે નથી ઉતરતું કેમ ના પીવા પીએ છે બાંધ ભૂલી ગયા છે માણસ થઈ કોઈ માંસ ખાય ઈંડા ખાય આમલેટ ખાય મરઘા ખાય કુકડા ખાય એટલા આ કયું વર્નાર્ડ શો ઇંગ્લેન્ડ નો બ્રિટન નો કેવો સાહિત્ય અને કેવો ચિંતક જીવ શાકાહારી શુદ્ધ આઈન્સ્ટાઈન શાકાહારી શુદ્ધ શાકા કબ્રસ્તાન માં હાડકા દફન થાય મળદા દફન થાય કબરમાં દાટવાના હોય મારું પેટ કબ્રસ્તાન નથી મારું પેટ પેટ છે બરનાડસો માંસાહાર નથી કરતો સમજે છે ચિંતકો આપણો આહાર શું છે પણ આ કેના જેવું છે શેર માંથી એક જણો છે ને ગામડે ગયો એના દોસ્ત રહેશે ત્યાં ગામડાની રીત તમે જો પટ્ટા પાથર્યા લાંબા ડાઇનિંગ ટેબલ ઉપર જમવા વાળા પાથરો મને હું ફાવે એટલે હુતા હુતા નથી જમવાનું આ પંક્તિ પડશે એમને થાળીઓ પડશે હલો હે આગળ બેઠો જ ખરો થાળીઓ પડી બધું પીરસાણું રસોડા માંથી પછી બેન બોલ્યા ઢીયા આપે રંગીન લાકડાના ડેબા હોય ઢીચણીઓ આપું હવે ઢીચણીઓ આના માટે આવું નવીન નવા શહેર માં ઢીચણીઓ ક્યાંથી ખુરશી ઉપર બેસીને જમવાનું ઢીચણી સાંભળ્યું ન હોય જોયું ન હોય એટલે કે મેમાન ઢીચણીઓ આપવું તો કે હા બેન આવવા ભાવશે બે બટકા ખાઈશું બેન શરમાઈ ગયા કે આ શું વાત કરે છે સમજાય મેહમાન આવ્યા તૈયાર કરો ત્યાં ખંખોળીઓ ખંખોળીઓ ખાતો હવે ખંખોળિયા ખંખોળિયો હસી હું હવે ખંખોળિયો એટલે જયારે બાથરૂમ થી નાઈ આવું પાણીમાં જયારે ખંખોળીઓ ખાય નાઈ ના આવું ઓલું ખંખોળિયું ખબર ન પડે એમાં આવેલા ડીચણી ખબર ન પડે એ કહીને મારે શું કેવું છે આપણે એવા જ છે આપણે એટલે જે લોકો નથી સમજતા એને એમ છે મસાલા આ બધું ખાવા જેવું નથી પણ એને આપણી અસલ રીત સંસ્કૃતિ જોઈ નથી એટલે એને એમ થાય છે કે ઢીચણીય શું થાય મને હું તૂતા નહીં ખાવે વિચારો બદલી ગયા વિવેક વયો ગયો વિચાર જતો એટલે બધું એમ છે કે આ બધું ખવાય છે પણ એ આપણે ખાવા જેવું નથી વિવેક રહ્યો એક વસ્તુ તમે સીધી સાધી સમજી માંદા પડીએ તો ડોક્ટર કહીએ ને મારે શું નહી ખાવાનું સામે થી પૂછો નહીં ડાયટીંગ કેવાય ને શરીર માટે આપણે પથ્ય વિચાર કરીએ છીએ મન માટેનો પથ્યનો કોઈ વિચાર કર્યો આપણે જન્મથી માંદા છે કેટલા વિકારગ્રસ્તો થઈએ છીએ કેટલા મલિનતા છે અંદર તો એનું ક્યારેક કોઈને પૂછ્યું એનો વિચાર્યો ખાંડ લેવાની ના પાડી મને ટમેટા આંબલી લેવાની ના પાડી છે બઉ સરસ શરીર નું પણ દારૂ માંસ આ બધું એ આપણા મન નું પથ્ય છે આત્માનું પથ્ય છે એ આપણે ન લેવાય એવો કોઈ વિચાર કરે છે સાંભળ્યા પછી અજાણ્યું કે સાંભળે ને મરદ હોય ને એનું કુળ ખાનદાન હોય ને તો આટલું સાંભળ્યા પછી એને મૂકી દેવું કે જિંદગીમાં આ વસ્તુ ખાવા જેવી નથી છોડી શું ખાવું પેલું ક્યાં ખાના બીજું ખાના ખાવાની રીત છે અરે ભાઈ આ તમે રામાયણ કથા સાંભળી છે ને વાલી ને સાંભળી છે વાલી ને કથા સાંભળી છે શું રચ કરો સાંભળી જોઈ ને વાલીએ સુગ્રીનું પડાવી લીધું તું પછી સુગરી રામ ની દોસ્તી થઈ પછી એમને કીધું કે રામે કહ્યું કે હું એક જ બાણ થી મારી નાખીશ એ નક્કી થયું અને પછી સીતાજી શોધ કરી આપજો એ નક્કી થયું આગરી વાલી ને સુગ્રી કીધું કે જા સુગ્રી તું કડ પડકાર અને વાલી લાય બહાર અને હું બેઠો છું ઝાડ ઓથે ભગવાન રામચંદરી સારંગ ઉપર બાણ ચડાવીને તૈયાર રહ્યા સુગ્રીને સુગરી કેતો ગયો મારા જોજો વાલી મારો ભાઈ નથી કાળ છે એ મને મારી નાખે વાર લાગે તો તમે ભગવાન જોઈજો મોડું કરતા નહીં એટલે અરે ના નહીં મોડું વિશ્વાસ નથી વિશ્વાસ તો છે પણ મોઢું કરતા નહિ સુગ્રીવ એટલે આપણા જેવા જીવ એકદમ મનો એકદમ એનું મનો ચિત્રણ એક બાજુ આમ ભગવાન ભગવાન કરે બીજી બાજુ વિશ્વાસ આવે હજો મારા મોડું નહીં કરો ને ભાઈ મેં તને વચન દીધું વચન તો દીધું પણ મોડું કરતા નહીં આવું છે મારાજ માનતા માની છે પૂરી કરી દીધી પણ જોઈશો કરશો ને અલ ભાઈ કરીશું મોડું નહીં કરો ને અસલ સુગરી અવતાર જઈએ આપડે વાલી પડકાર ફેંક્યો ને વાલી નીકળ્યો બાય અને દોટ મૂકી અને યુદ્ધ જામ્યું વાલીના મુકા રહેવા દે હજી ગદ્યા તો મારી જ નથી વાલી જાણતો તો સુગ્રી તાકાત કેટલી છે ગદ્યા નહી ખાલી મૂકો જ મારે લોહીની ઉલટી કરી જાય પ્રાણ નીકળી જવાની તૈયારી થઈ ગઈ તો બાણ માર્યું ખાવા માંડ્યો મેં તમને કીધું તો મોડું કરતા નહીં એ મારો ભાઈ નથી કાળ છે તમે મને કીધું વચન દીધું વચન દીધું બાણ તો માર્યું નહી ભગવાન આમ સાંભળે જ છે ભગવાન શું શું થઈ ગયું આમ તોડી નાખ્યો નજીક કહે છે મારવું તું બહુ મરજાની વાત મારે મારવું જ તું બાણ પણ હું મૂંઝવણમાં પડી ગયો એવી શું હોય તમને મૂંઝવણ થઈ તમે બે છે ને જોડિયા છો પ્રિન્સ એટલે બે એક સરખા बा मरू तू हंटाई जाट मैं बारू सुगरी मान गय सात भगवान આપડે કોઈ જોડિયા ભાઈ હોય ને આપડે ભૂલ ખાઈ જાય પણ એના માવતર ભૂલ ખાય એને તમે કાળી રાતે અમેરિકા જાઓ ને વિદેશ અમે ધોળિયા ઊંચા જાઓ ને તમને બધા હરખા જ લાગે એમ જ લાગે ગધેડા એક જ રંગ છે તમને એમ થાય ખરેખર આપણને એમ થાય કે આ એકબીજા એકબીજાને ઓળખતા કેમ છે એક જ સરખા લાગ્યો બીમા એક જ તે એક પટેલ ની છે ને એક જણો ચોરી ગયેલો એમાં હાઈકોર્ટમાં કેસ થયેલો નીચેથી હાલ હાઈકોર્ટ સુધી આવ્યો ભેંચ નો ઉકેલ નો આવ્યો તો ભેંચ માટે લડત ચાલે પછી એમાં વકીલો હતો ને તેના સામા પક્ષ વકીલો હતો ને જેના ઉપર આરોપ હતો અસીલ ઉપર કે મારી ભેંસ લઈ ગયો છે એનો વકીલ ઉભો થયો એ આને દલીલ કરી કે ખેડૂતભાઈ તમે એમ કઈ રીતે કહી શકો કે આ મારી ભેંસ આને લીધી છે કારણ કે બધાની ભેંસો એક જ સરખી કાળા રંગની જ હોય તો તમને કેમ કહી શકો કે આ મારી બેસ આ ખેડૂત લઈ ગયો છે તમને ઓળખાઈ જાય સાહેબ સાવ સાદી ભલે કાળી હોય તો ખબર પડી જાય આ મારી ભેસ છે પણ કેમ ખબર પડે લે સાહેબ આ બધા છે બધા કાળાકોટ બેરી બેઠા છતાં હું વકીલ નથી ઓળખાય જતો ઓળખાઈ જાય સાહેબ એટલે સુગ્રી હું ઓળખી ના શક પછી ભગવાને કીધું લે સુગરી મેલી કંઠ મહી માળા પુષ્પવાળા પહેરાવી આનો અર્થ શું છે પુષ્પવાળા પહેરાવી અને ગયા અને પછી ભગવાન કીધું જે પુષ્પની માળા છે એ સુગરી મારો પુષ્પમાળા જેમ નથી ઈ વાલી હવે એને મારે મારવાનો છે પછી એને બાણ મારી આમાં હું શું સમજો ખબર છે વાલી ને સુગ્રી બધી પ્રજા સરખી છે બધા ભગવાન ને થવું જોઈએ મારો કોણ છે આપડી રીત વાલી ની રીત ને સુગ્રીની રીત બધી સરખીમે ઓયલો જેમ દાવ કરતો હતો એમ સુગ્રીવ કરતો હતો વાલી જેમ બળ અજમાવતો હતો તો સુગ્રીબે બળ અજમાવતો વાલી મુકવો ઉગામે તો સુગ્રીબે ઉગામે એક એક ચેષ્ટા ઓયલા ને વિશ્વાસ નહી આને વિશ્વાસ નહી ભેદ તો પડવો જોઈએ ને એમ બધા સંસારી જીવ છે બીજાનો ભેદ શું પીડ્યો એટલે ભગવાન કે મને આમાં ખબર નથી પડતી આ મારો છે કે નથી એટલે આપણે કેમ ખાવું શું ખાવું એના ઉપરથી ભગવાનને ખબર પડે કે આ મારો છે આ મારો નથી એટલે આપણું ભેદ સીધો પડવો જોઈએ ક્યાં ખાના પેલો ભેદ કઈ છે ખાના ઠાકોરજી અર્પણ કરી એક જણો સાધુને કે ખાવા જેવું છોડી નથી શકતો સાધુ બહુ સીધી વાત કરી એક નિયમ રાખીશ હા તું જે ખાય ને એ ઠાકોરજી અર્પણ કરીને ખાય બાકી તને બધી છૂટ બઉ સારું તારે જે ખાવું એ ખાજે ઠાકોરજીને અર્પણ કરીને ખાય છે ભલે લ્યો રાજી થઈ ગયો પણ પછી જયારે ન ખાવા જેવું લઈને આવ્યો ઠાકોરજી પાસે ત્યારે વિચાર થયો એટલે આ ઠાકોરજીને કેમ ધરાવવું તમને ઈચ્છા થાય કોઈ લાવવાની બોટલ ધરાવી શેમ્પે ની બોટલ વોડકા લાવી રેડ સેલ્યુટ લે આવી થાય કમાન્ડો લે થાય વિચાર થાય ધરાવ થાય રેડ વાય કઈ ધરાવન થાય માંગમાં પડી ગયો હરી ગયો હું કઈ એવું જો ખાઈ શકતો નથી કારણ કે ધરાવી શકાય એ જ ખવાય અને જે ખાઈએ એ જ ધરાવાય એ રીતે પેલા સાધુ પેલાની આદત છોડાવી દીધી અને ભગવાનને જે અર્પણ થાય અર્પણ કરીને જમવું પણ કર્યા વગર જમાય નહીં શા માટે ગીતામાં ભગવાન કીધું છે શું કીધું છે એ પછી તમને કહું પેલા એ બીજી વાત કહું એક જણો છે ને જર્મનની બજારમાં ચાલ્યો જતો હતો એમાં સામેથી હિટલર મેળ્યો હિટલ શાસન આમ સામે આમ ભેટા ભેટ હિટલ ને બે આવી ગઈ હિટલરને પેલો રિવોલ્વર બંદૂક નાની હોય ને રિવોલ્વર કાઢીને પેલા ને સામે તાકી ઉભો રહી જા બહુ મજાની વાતો હા હા ખરેખર ખરેખર મજાની વાત એનો છાણ પડેલું પોદળો પડેલો એટલર ક્યાંક આ ખા હવે હાથમાં રિવોલ્વર ખાવું પડે કે નહીં એટલે નીચે નિમો પોદળો લીધો ખાધો પણ એ બધામાં છે ને હિટલર ને એટલા બધા દાંત આવ્યા એમાં હિટલરે ડગી ગયો એને ખાવો પીડ્યો હેઠો નહી ખાધો અને પેલો માણસ એને જેવો પોદળો ખાધો ભાગમ ભાગ સીધો કઈ ગલીએથી ક્યાંય ગયો ખબર ના પડે સીધો ઘરે જઈને એટલો બધો ખુશ થઈ ગયો એની પત્ની કે શું એટલે અરે વાત મૂકી દમને તારી ખુશી નો વાત તો કરો શું છે ઉકા તને આટલી બધી ખુશી શું છે અરે વાત મૂકી દુ આજ મેં હિટલર સાથે લંચ લીધું અને ખોટું નથી હિટલર સાથે મેં લંચ લીધું પણ હું ખાધું એ ઘરના નો કીધું આ વાત મને શેના સંદર્ભમાં યાદ આવી તમને કહું ગીતામાં ભગવાને કીધું છે કે જે મને અર્પણ કર્યા વગર જે ભોજન કરે છે મને ભૂલી જે ભોજન ખાય છે પોતાના માટે સ્વાદ અર્થે જે ભોજન ખાય છે અર્જુન એ ભોજન નથી ખાતો પણ મળ ખાય છે એમ પછી આપણે ફાંકા મારી પેલાની પાર્ટીમાં પેલાની સાથે ડિનર લીધું પેલાની સાથે લંચ લીધું અહીંયા રેસ્ટોરામાં આ જીમાં તે જીમા એ બધું છાણ ખાઈએ છીએ પણ જ્યાં ઠાકોરજી ને અર્પણ ન થતું હોય પછી ગમે તેની સાથે ખાય તો પણ એ કોઈ ભોજનજીને અર્પણ કરોજન કરે ભગવાન મનોમન માનસ પૂજા છે એક પૈસાનો ખર્ચો નહીં સારંગપુરના ત્રીજા બચાવ કીધું કહો પ્રેમે રોમાંચિત ગાત્ર થઈને ગદડ કંઠ થઈ અને ભગવાન માનસ પૂજા કરે અને બીજી બાજુ હજારો રૂપિયાનો ખર્ચા કરીને પ્રત્યક્ષ પૂજા કરે તો કરીને પૂજા કરે માણસ પૂજા છે લ્યો અને છતાં પ્રેમથી જમે પાછો પર્વતભાઈ હાથી હાંકતા હાંકતા જમાડતા હતા અને હાથી જરા આમ ઠોકર મારી તો રોટલો દહીં સવારના બોર ધરાવતા હતા તો પડ્યું ને ચાસમાં પ્રત્યક્ષ થયું ને અરે એક લોભી વાણીઓ અતિ લોભી સત્સંગી સારો અને મારા ને માનસિકા કર્યા ભગવાન સહજાનંદ સ્વામી ની જમવા બોલાયા બાજુ ડાળ્યા સાજો ટાણો રોટલો મૂક્યો ખીચડી મૂકી કઢી મૂકી બનેલી વાત અને ખીચડીમાં ઘી નાખવાનું હોય લોભી જીવ ને તે જરી જરી નાખ્યું માનસી પૂજા માં જરી નાખ્યું હા આવા હોય નમૂના હોય એક જણો ઉભો આમ કરતો રા આમ રસ્તાન કાટો ઉભો ખારી ખાવ કે ભલામણા આમ જ ખારી ખાવાની હોય તો કાજુ બદામ ખાને તો કે પોસાવવું જોઈએ ને વાહ પોસાવવું જોઈએ ને લ્યો હવે જેને આમ મફત પોસાતું ન હોય પચી અઢીસો રૂપિયા ખર્ચી ને તો કાજુ બદામ કે દિનો ખાય અને હમણાં એક મને છોકરા મળે હા સામાન્ય સ્થિતિ નો કીધો એટલે પચાસ રૂપિયાની ખારી ખવાય તો કે એમાં અડધી ખોરી નીકળે ને અડધી ઓલી નીકળે ને અર્ધી આવી નીકળે અર્ધી કાળી નીકળે એના કરતા કાજુ બદામ જ ખવાય લે સામાન્ય સ્થિતિ એ ખોરી નીકળે ને આવી નીકળે ને નીકળે ખોઈતરે આવવા ને તેવા હવે એમાં નાખું એના કરતા કાજુ બદામ જ ખવાય ટના ટો અને ઓઈ કે પોસાવવું જોઈએ ને એટલે લોભિયા એ માનસી પૂજામાં થોડુંક ઘી નાખ્યું ભગવાન સહજા ને પણ આવો પ્રેમી એવો છે ને ભાવથી આમ પણ ઘી લોભ પ્રત્યક્ષ ભગવાન સહજાને હાથ પકડી લીધો જાગી ગયો લોભિયા આમાં ક્યાં તારા બાપ જાય છે આમાં તો મને દે વાહરે વાહ અરે બાપુ સાહેબ ગારડી વડોદરાના ભગવાન ની પૂજા કરીને પછી અંજાર લેવાનો નિયમ એક ફૂલ નો આવે ઠાકોરજી ની મૂર્તિ બે ત્રણ ઇંચ ની હોય એને ખાલી ફૂલની માળા હળવી થોડી ઓછી કિંમત આવી જ લાવે અરે મારાજ મારી ભૂલ ઓળખાય પ્રેમ છે તો ઓળખાવે છે એને તો ભાવના ભૂખ્યા છે ને ભોજન ગ્રહણ કરે છે તો માનસ પૂજા પ્રેમથી કરે ત્યાર પછી ભોજન ત્યાં ખવાય હમણાં એક પેપર માં વાંચું તો અમુક લોકો ભેડા થઈ રાજકોટ ના સ્મશાનમાં જીમાં સ્મશાનમાં તો કે શું લોકોનો ભય કાઢી નાખો એટલે ભાઈ ભૂત ને ભૂત નો હોય આપણને ગાંડા ગણે પણ સ્મશાન ની અંદર જે દેવી દેવતા ની મૂર્તિઓ પધરાવે છે ને શાસ્ત્રી વાત નથી એ સ્મશાન ની અંદર શિવજી સિવાય કોઈને ના પધરાવાય એ ભૂમિમાં બીજા કોઈ દેવી દેવતાઓ પધરાવાય જ નહીં પણ હવે કોણ માને હશે જે કરતા હોય તે કરવા દો એમાં એની ચિત્તાની લોખંડ ની પેલી હોય ને એના ઉપર બેસીને શું કામ કે રાક્ષસ બનાવ ભય કાઢવાના બીજા ઘણા ઠેકાણા છે સમજાવો ને બીજું ઉલટાનો ભગવાનને માર્ગે વાળીને ભય કાઢી નાખો ને ભૂત સામે બથો બદલીતા દાખલા આવે ભૂત કે ભાઈ સાહેબ હું હારી ગયો હ એમ એમ ભગવાન ભજાવી લ્યો ને શું કામ ઊંચા ને માણસ મટાડી ભૂત જેવો માણસ બનાવો એ આખી સંસ્કૃતિ જતી રહી છે એટલે કહા ખાના પોલીસ નો કુતરો છે ને એ ઊંઘીને તમને ચોર ને પકડી દે છે ને શું કામ પકડે છે એક જણો બેસી ગયો હોય ને વિજ્ઞાન પ્રૂફ કરે છે વૈજ્ઞાનિક પ્રૂવ છે બોતેર કલાક સુધી એની ત્યાં ગંધ હોય છે બોતેર કલાક સુધી એક માણસ બેસી જાય તોતેર મેં કલાકે કૂતરો નહીં પકડી શકે પોલીસનો કાંઈ કોણ હતો હવે એક માણસ જગ્યાએ બેસી ગયો અને ત્યાંથી હટી ગયો બોતેર કલાક સુધી એની અસર હોય છે અને આપણે કે ગમે ત્યાં ખવાય કેમ ખવાય એની રીત છે જ્યાં ત્યાં ન ખવાય કબ ખાના ક્યા ખાના કે લારીઓ ઉપર બેઠા હોય રાતના બે વાગ્યે નિશાચરો હોય એ રાત્રે જમે સૂર્યાસ્ત થાય પછી આપડે છે આપડી રીત પ્રમાણે એકાદ પહોર સુધી ભોજન ગ્રહણ કરી શકે પછી નવ દસ વાગી જાય પછી ભોજન ગ્રહણ કરવાના હોય નહીં એમાં બાર વાગ્યા પછી તો નહીં જ પછી બીજો દિવસ બદલાય ગયો પછી તો ઠાકોરજી ની પૂજા થાય સ્નાન થાય એ બધું થાય પછી ભોજન ગ્રહણ થાય પણ કોઈ નિયમ નહી પશુઓ કબ ખાના ખાવાના પણ નિયમ છે સવારે લોકો જાજરુ માટે ડબલા ભરી જાય ત્યારે આ ભાણું ભરીને બેઠો હોય અરે ભાઈ કઈક જવાના ને ખાવાના બે નિયમ માણસ ને હોવા જોઈએ હવે બધું માણસે નથી ભક્ત છે એક લીટીમાં ગુણાતી સ્વામી કીધું છે આપણે જીવ માં ગુણાતીતાનંદ સ્વામી કે ગાંઠ રાખવી શું કે આપણે માયા નથી પણ ભગવાન ના આપણે જગત જીવ નથી પણ ભગવાન છે ભગવાન ના છીએ તો મારાથી આમ ના થાય મારાથી આ ન ખવાય મારાથી આ ન કરાય મારાથી આ ન બોલાય મારાથી આ ખોટું ના થાય બસ ત્રણ પ્રકારે ભગવાન અખંડ સ્મરણ થાય છે એક આજ્ઞાત્મક ડગલે પગલે ક્રિયા થાય તરત દેખાય મારા પ્રભુ આજ્ઞા નથી જોઈ ને સ્મરણ છે બીજું સ્મરણ છે નિશ્ચયાત્મક ક્યાંય પણ હોય જાતો હોય તો સતત એને થાય ભાઈ હું કોણ છું સ્વામિનારાયણ ભગવાન છું સ્વામિનારાયણ ભગવાન સત્સંગી હા મારા ગુરુ કોણ મારા ભગવાન કોણ આ નિશ્ચિયાત્મક અખંડ ને રે છે જેમ ઉદ્યોગપતિ સતત ન રે હું કોણ ફિઝુલ છોડું છું હું હું છું હું ઉદ્યોગપતિ છું ભૂલાય છે કોઈ ડોક્ટર ને ડોક્ટર કોણ ભૂલાય છે રાતે જગાડીને બેઠો કરો તો એમ બોલ કોણ સર ડોક્ટર છું ભલે એમ કોઈ દી નથી કેતો માણસ છું હા માણસ ભૂલી ગયો કોઈ કે હું વકીલ છું કોઈ કે હું ડોક્ટર છું ભલે કે હું છું પણ માણસ ભૂલી ગયો એમાં આને સતત નિશ્ચય હોવો જોઈએ હું કોનો છું ભગવાનનો છું સહજાનંદ સામે નો છું સત્સંગી કઈ પણ ખાતા પીતા એક વસ્તુ પાણી પીએ ને તમે લાઈવ માનસી પૂજાની વાત કરી દો આવા મોડું થતું જાય છે પણ મને અમુક અમુક વાત આજે ચેપ્ટર એમ છે કે આ પૂરું કરી દેવું છે મારે બહુ મોડું નહી થાય ટાઈમે ટાઈમે માનસી પૂજા આપણે જે કરીએ છીએ પાંચ માનસી પૂજા જેમ તમે લાઈવ બ્રોડકાસ્ટિંગ હોય ને ક્રિકેટ રમાતું હોય પછી લાઈવ પ્રસારિત થતું ને બ્રોડકાસ્ટિંગ થતું હોય ને જીવંત સવારે આપણે ઉઠ્યા હારો હાર જ પ્રભુ ઉઠે હારો હાર જ ઉઠે આપણે બેસીએ એ બેસે આપણે ઉઠીએ એ ઉઠે આપણે દાંતણ કરીએ એને દાંતણ આપીએ આપણે કોગળા કરીએ એ કોગળા કરે આપણે નાઈએ આપણે એને નવડાવીએ આપણે કપડા પહેરીએ આપણે એને ધોતી પોતી શણગાર પહેરાવીએ આપણે પૂજામાં બેસીએ એને પલંગ ઉપર બેસાડીએ આપણે તિલક ચાંદલો કરીએ આપણે એને તિલક ચાંદલો કરીએ કાંઈ ભૂલાયે જ નહીં અને જયારે તરસ લાગે ચોવીસ કલાકમાં તરત મહારાજ પાસે જઈએ સભામાં બેઠા છે લ્યો મહારાજ તમને તરસ લાગી પાણી પી લ્યો મારા તરત પીતા તો આપણે જોઈએ પણ એ પાણી પીએ કાંઈ પણ હાથમાં આવ્યું લ્યો મહારાજ ને આ છે ને એ પેલા ગામ થી અહમદભાઈ મકાનભાઈ આવ્યા છે સરસ મજાના મકાઈ ડોડા લાવ્યા છે મારા તમે જમો ને આ ચીપડા લાવ્યા છે ફલાણા ગામથી આવ્યા છે પહેલા પણ એટલે આવ્યા છે લ્યો મારા તમે જમો ને મારા કે લાવ આ ફલાણી ભાવનગર ના જામ છે લ્યો મારા જમો આ સરસ મજાના દાડમ છે લ્યો મારા જમવાનું તો આપણે જ હોય ખાલી કહેવાનું જો અહીંથી આવ્યું છે ને અહીંથી આવ્યું છે ભાવ કેટલો બદલી જાય આપણે આપણે ખાઈ ને છે અખંડ ભગવાન ની જમવાની માંડીને પાણી પીવાની સુવાની અરે બપોરે તમે આરામ કરતા હો મારા કેટલે મારા તોડી જ આ માનસી પૂજા કરીને આઠ વાગ્યા માં સુવડાવી દે ને ઠાકોરજી ને હજી ઘેઠ તો ન પડ્યો આઠ વાગ્યા કેમ હોઈ જાય આપણા ઠાકોરજી અત્યારે જાગે જ છે એ રાત્રે એક એક બ બે વાગ્યા હોવ ગરડામાં બધી સભા કરીને બેસતા અને સંતો ને બધી વાત કરતા આપણે હું કેમ હોવા દઈ આપડી સભા પૂરી થાય પછી એ હાથ પગ ધોવે મોડું એમને એમ શું ઘોટાઇ જવું આપડે શું થાય પણ ભાઈ સરસ મજાની પિંડી જોઈએ આમ હાથમાં આવે આમ દબાવે મારાજ મીઠી મીઠી વાત કરે કેટલા હતા આજ સભામાં મહારાજ આટલા હતા ઓછા એ વાત આ વખતે મારા ભાગ્યળી કહેવાય હાઈ ના પાત્ર માં પાણી પીવડે બાર પગ દબાવતા દબાવો હોય જાય વેલું પડે ખર ભલા લાઈવ માનસી પૂજા કરતા શીખવું ભૂલાયે નહીં કઈક પણ ખાવાનો હાથમાં આવે તરત આપણને તરત સાંભળે મહારાજ પાસે જઈએ મહારાજ ને આપીએ આપણે જ ખાવાનું છે ક્યાંય ખાઈ જવાના આ લાઈવ માનસી પૂજા એ વણી લેવી જોઈએ ભૂલાય જ નહીં તમને ફરિયાદ કરતા હોય છે ને કે ઓફિસ છે આજી વાત સ્મૃતિ થાય કારણ કે લગભગ ખાવાનું પીવાનું ચાલુ જ હોય છે અખંડ ચાલુ હોય છે ફ્લોર મિલ જેમ ચાલુ જ હોય કરડક બરડક કરડક બરડક ચાલુ જ હોય જાત જાતના ફળના જુષ ને તમારે તો બહુ સ્મૃતિ થાય અખંડ લાઈવ માનસી પૂજા રાખવી કાંઈ પણ મુખમાં નાખતા પેલા મનોમર બે વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ પાંચ વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીને પછી ભોજન ગ્રહણ કરવાનું આ ટેવ રાખવી ઉત્તમોત્તમ છે આ જમતા જોયા જેવી રીતે લીલા આ છે એક કરવાનું છે ક્યાં ખાના કેસે ખાના કાં ખાના કબ ખાના કીધના ખાના શે ડૂંટી તણાય ઉભું રહી જવું સમ્યક આહાર એટલે મા પેટ ઉપર ધ્યાન જાય એટલે સમજવાનું વધારે જ ખાધું છે અને જેમાં પછી પેટ ઉપર ધ્યાન જ ન જાય તો સમજવાનું માપમાં જઈમા છે સમ્યક આહાર માપસર હવે એક છોકરો છો ને બાપા ને જમવા જાય પણ જે આવે એ બધું કોઈ બી ના જ પાડે નઈ ઘણા એવા હોય બાજુ વાળા બેઠા છે આટલું જ છે આખો નાખો આપડે ઘણા એવા હોય એટલે છોકરો બોલે જ નહીં પછી એક વાર એને એ કીધું જમવા બેસીએ દીકરા બસ કેતા શીખો પીરસે પછી કેવાય બસ સારું કેશું તરત બીજે બપોરે પેલો જમવા માં પેલા બાજવા જરાક હોડીયો બોલે ને પાછળ જે ચટકી જાય જમવામાં પેલા શું કામ ખૂટે જ નહીં છેલ્લે આવે ને વધે નહિ તો ગણતરી જેવી જમવામાં પેલા બાજવામ છેલા અને ફોટામાં વચ્ચે કાઢવો કેમ કઈ પણ કોઈ ફોટો પડે ઘણા એવા તમે જોયું આપણે કોઈ અલે ચૂરમાં પીરસા ને તો ના જ પાડે ને ટોયલી નાની એમાં ઘી થોડું ગરીબ માણસ ઘી ખૂટતા ખૂટતા ખૂટતા છે પછી થઈ રહ્યું એટલે પાતળી ધાર થાય ને પાતળી ધાર થઈ જાય ને છેલ્લે તોકરો બોયલો બસ પણ કેવી રીતે ખબર બસ બસ પાછળ જો હું બોલ્યો છું બસ હ પછી કેતાની બસ નો કીધું એને બાપા એ ભર્યો આમ નતું કેવાનું બઉ સરસ ચિંતક વાક્ય છે આમ તો આ ડોક્ટર છે ડોક્ટર જ કીધું છે આજે છે ને લોકો જેટલા મરે છે નોન ઇટિંગ ના પ્રશ્નો નથી વધારે ઓવર ઇટિંગ ના પ્રશ્નો છે યાદ રાખજો માણસ ખાઈ મરે છે ને વધારે મરે છે ભૂખ્યા ઓછા મરે ભિખારી મરી ગયા તમે કોઈ ભિખારી ના મળ્યો કે ડાયબિટીસ હું તો છે મારી પાસે બહુ સામાન્ય સિમ્પલ એક બેરોમીટર છે પૈસા વાળો કોણ છે પૈસા વાળા નો હોય રાજરોગ છે એને હોય જ ખાવાનું ધરા હોય નઈ ઘડીક થાય ત્યાં ઓયલો લઈને ઓયલો લઈને આ લઈ ને ત્યાં આવે અનકુટ હોય આખો થી એટલે અર્ધા થી આપણું અર્ધાથી આપણું મોજ મજાક કરે છે એટલે ભગવતસિંહજી બાપુ ગોંડલ ના બેસે આવો રાજા નથી થયો સાહેબ ટેબલ ઉપર ત્રાજવું મુકાય જોખીને જ ખાય સો ગ્રામ રોટલો પચાસ ગ્રામ શાક આટલા ગ્રામ દૂધ આટલા ગામ જોખીને ભગવતસિંહ ગોંડલ બાબુ જમતા જીવાગી તાવ શું માથું શું કલતર શું એટલું જોખી વાળા હવે આપણે એટલું ન રાખીએ ભલે પણ માપ રાખીયે તો સારી વાત છે ચડસા ચડસી માં ઉતરે ભાઈ પાઉ ભાજી ના ભાજી પોણી પોણી ડોલ ભાજી ભાજી ખાય છે ભાઈ તમને આ ખવડાવવાનો અર્થ શું એના કરતા ડોબાને ખવડાય તો બસો ગ્રામ દૂધ કરેલ તાહિ અને મહત્વનો છેલ્લો હમણાં પૂરું કરી દઉં કિસકા ખાના કોનું ખાવું તમને એમ લાગશે બ્રાહ્મણ વાણિયા એ વાત પછી કરીશ કિસકા ખાના મતલબ અપના ખાના અપના મતલબ કાંડા ની કમાઈ થી પરસેવાનું ખાવું ત્રણ ચાર પ્રકારે લોકો ખાય છે એક મારીને ખાય છે મારીને ખાય એટલો સીમિત અર્થ નથી માંસાહાર આદિક પ્રાણીઓ છે એના બધા જે વસ્તુઓ છે માંસાદ એનો વેપાર કરીને જે પૈસા લે છે એ બધા માંસાહાર મારીને જ ખાય છે એવું ના ખાવાય હા બહુ મૂળ સમજવા જેવી વાત છે બીજું છે ચોરીને ખાય છે હાડમાં હોય પડાવી અમેરિકા વાળા મશીન શોધ્યું ચોર પકડવાનું બોલો અમેરિકા વાળા મશીન મોક્યો અર્ધો કલાક ગમે ત્યાં ચોર પકડી લે મશીન પછી એને બ્રિટન મોકલ્યું અડધો પોણો કલાક ગમે ત્યાં ચોર મશીન પકડી લે જાપાન મોકલ્યું પંદર મિનિટ માં ચોર પકડાઈ જાય ભારત વાળા આપડે લઈ આવો અને બિહાર વધારે ચોરી થાય છે હજી નથી જોડ્યું મને ફોન કર્યા કે મશીન ક્યાંય ગયું મેં કીધું હવે ચૂંટણી આવે છે લાલુ પ્રસાદ ને જવા દો તલે ગોતી દેશે છે કદાચ એની પાસે ચોરીને રક્ત બરાબર એસી ગોરખ બાની હોયનું ઝૂટવીન સેજે સેજે મળે તો દૂધ સમાવત માગીને લ્યો એ પાણી થઈ ગયું અને લૂંટી જૂટીને લઈ લીધું લોહી બરાબર છે એસી ગોરખ બાની માટે કેવું ખાવું ખાવું લૂંટી ને ના લેવાય એક બાજુ જૂટવી જ દીધી લઈને મોઢે માણી ગડગડે ગડગડા પીવા માંડ્યો અને ઓયલો રડે રડે રડે ભાતમૂ કીધું એટલું રડે અલા બોટલ ફેંકી દીધી ઓલા કે ભલા માણા એક બોટલ લઈ લીધી પી ગયું એમાંડે છે એક બોટલ આંચકી લીધી એમાં રો રો કરે છે હું તને બીજી આવી પાંચ બોટલ દઈ દઈશ રોવાનું બંધ કરી રડવાનું પેલો કે સાહેબ વાત મૂકી તો રોવાનું બંધ થાય નથી મારું નહી બંધ થાય પણ શું વાંધો હું મારા હાટું નથી રડતો હું તો તમારા હાટું રડું છું મારું શું કંટાળી આ કોકા કોલા માં તૈયારી કરતો હતો આ તમે પી ગયા હવે હમણાં તમે ગયા સમજો લોટ લે આ છો રક્ત મોત છે ના લેવાય આપણને છે ને બધાને ધર્મ ભાવના વાળાઓને આ બીજો પ્રકાર કઉ છું એક લૂટીને બીજા ચોરીને ત્રીજા કમાઈને કાંડા ની કમા કરી જગ્યાએ નગર છેઠે ભોજન સમારંભ આપણે રાખેલો તો એક કઠિયારો હતો ને તો એ તો લાકડા કાપવા જતો હતો કોઈ કીધું આજે તો ભોજન સમારંભ છે તો કે જ્યાં સુધી મારા પગમાન હાથમાં તાકાત ત્યાં સુધી કોઈનું ખાતો નથી ગરીબ માણસ આપણને મફત મળે ત્યાં આપડે જવું જ નથી બોલો એક જગ્યાએ સભા સત્સંગ પતી પછી બધાને આઈસ્ક્રીમ સર્વ થતો હતો બધા પ્રસાદ રૂપે આઈસ્ક્રીમ ત્યાં બેઠા બેઠા જે આઈસ્ક્રીમ લેવાય ને બધા ચાંદલો કરે ચંદન નો બોલે કે આ નવીન પૂજા આઈસ્ક્રીમ લે ચાંદલો કેમ કરો તો બીજી વાર આવે ખબર પડે વાત આપણે જોયું આપડે અલ્પાહાર છે એકાદ બે મોદી અને થોડા ગાંઠિયા અને એક વાર આપવાનો પ્રસાદ હોય પણ એ જમીન બીજ ફેંકી ને પાછો લાઇન માં આવે બોલ એ પાંચસો માણસ નું હોય ને એ અઢીસો માણસ સાફ કરી જાય ધર્મદાનું મળે છે મફત મળે છે વિચાર આવવો જોઈએ કે કોઈ પણ નું ખાધેલું હોય છે આપણા જીવનમાં ગાબડું પાડી જાય છે એટલે અમે ફફડીએ છીએ મફતનું ખાવાનું થાય છે ને તો એમને હજી મને ઘણી વિચાર આવે મારું અર્ધો ટક મજૂરી કરવી જોઈએ એમાંથી જે બચે ને એમાંથી રોટલો કરવો જોઈએ તો જે મજા આવે ને આ કોક ની આવે છે એ ખાવું પડે હકીકત જીવ માંથી અંદર થી બળે છો આ હાવ દિલથી વાત કરું છું આ બીજાનું જે આવે છે ને એમ થાય છે કે ના ખવાય આ ખાવામાં જ આપણે આ બધી બરબાદી છે ભલે એ દઈ જાય છે એ બધા એમને નથી જાતા નાખી જતા એનું પાપ નાખી જાય છે એ આપણે ધોવું પડે છે કે કેટલું ભજન કરીએ કેટલું ડવડી જાય છે આપણા પુણ્ય લઈ જાય છે આપણા વિચારો લઈ જાય છે આપણી શક્તિ લઈ જાય છે મફત નથી ખવડાય કોઈ એટલે એમ થાય રીત પરિપાટી નથી એટલે નહીં તો અર્ધોટક મજૂરી કરવી જોઈએ અર્ધોટક ભજનને સત્સંગ કરાવવો જોઈએ સુખી થવાનો ઉપાય અને આપણને મફત મળે તો કોઈને બીજું જે જોઈતું જ નથી ના પ્રસાદ આવતો હોય તો પણ તમે જો અમે પ્રસાદ જમાડીએ છીએ પાછા જમજો પાછા મૂકી દેતા નહી પણ હું વિચાર આપું છું અંદર થવું જોઈએ કોકનું તો જમીએ આનું કઈક થવું જોઈએ કઈક નિવૃત્તિ થવી જોઈએ કઈક અર્પણ થવું જોઈએ કઈક દાન ભેટ થવી જોઈએ વળી આનો અર્થ એવો ન કરતા પાછો કે એને ઉઘરાવું છે એટલે કરે છે ના આ વિચાર સુધીની વાત છે હ અમને ભાઈ ઘણા દેનારા મળે છે હાથ જોડી ને કે ભાઈ બાપા નથી જોતું નહીં ખાલી ખાલી તમે તો રોકડીયા બદામ કાજુ ખાય ને તોય ઓછા પડે તો નાખી જાય પણ નહીં નથી મન થતું કે ખાઈ ને ક્યાં જાવ પાપી દેહ બદામ કાજુ ખવડાવવાની કાંઈ જરૂર નથી બાપા આનાથી ભજન થઈ જાય એટલું જ કામ નું છે બાકી કાંઈ કામનું નથી ઘોડો ગધેડો ઊંટ બકરું મરી જાય ને તો એની વાદરી થાય જોડો થાય ચંપલ થાય ચામડા કાયમ આવે બકરા થાય ઊંટ થાય તેના જે કઈ મળ હોય ને એ ઓળીમાં આવે એના દાંત છે ને પડી જાય નખ પડી જાય તો એના થાય આ માણસ એવો છે એના શરીરનું કશું કામમાં કામમાં ન આવે બોલો ઉલટાના મળમૂત્ર અડી જાવ તો નહવું પડે એના ચામડાનો જોડો વાદરી વરત કાંઈ થાય નહીં એટલે ઉપયોગી એટલું જ જોઈએ હરી ભજે એ જ આ શરીર ઉપયોગ બાકી કોઈ ઉપયોગ છે એટલે કમાઈને ખાય અને ચોથો વર્ગ છે વેચીને ખાય બીજા પછી પોતે ખાય પણ એ ગામડું થઈ ગયેલું દસ બાર જણા વટેમાર્ગુ નીકળ્યા અંધારું થવા મળ્યું ગામ ને ચોરે રાત રેવું છે એટલે લોકો આવી જાવ એટલે ડાયા માણસો હતા નઈ કે ભાઈ આજુબાજુમાં એક એક જણો વેચી ગયો ને ત્યાં જમી લે રાઈત રેજે સવારે ભેડા થઈને પછી પાછા વૈયા જ એક જણા ત્યાં આવ્યો એટલે એ ટાણે એ લોકોએ શીરો બનાવેલો શીરો એમાં આ જમાડવાનું આવી પીડ્યું એટલે એને શીરો ઢાંકી દીધો બે પતિ પત્ની હું નહોતી બે હરખા વિચારના એટલે ઢાંકી દીધો આને ક્યાં ખવડાવો અજાણ્યાને અરે રોટલા ટીપી એને જમાડી દીધા પણ શીરાની સુગંધ બાય રહે બાકી હજી મોહાલ લાડુ કે વળી ગયા પછી ઢાંકી જો ડબરામાં સુગંધ ન જાય બાય પણ શીરો મૂકે હોળ મેં ઘેરે સુગંધ જાય અને એ વખતના ચોખ્ખા ઘીના શીરા કડાઈમાં નાખો ને જ્યાં તપે ત્યાં ખબર પડે શીરો શેકાય છે સુખડી શેકાય છે લાડુ શેકાય છે ગંધ આવે ને અત્યારે બાજુમાં આવે ને તોય ગંધ નથી આવતી અને એની બાવળી છોકરી ને પૂછે દીકરી આ શું ગંધાય છે તો કે કશું મોગરા જેવું ગંધાય છો પછી હાવણી લઈને પટા નાખે ને મરેલો ઉંદર નીકળે એને મોગરા જેવું ગંધાય શીરા ની ગંધ આવે અને પાછો દેખાય નહી એટલે હોશિયાર ખરો મુસાફર જે નીકળ્યો તો શીરો છે ખરો ક્યાંક પણ કાઢો નથી હિલચાલ નજર રાખે બરાબર પતિ પત્ની ઉતારી શું કર્યું એને ગરવાળા ગરવાળી આપણે શીરો ખાઈશું એટલે યુક્તિ શું કરી પગે દોડું બાંધી એટલે બોલે રસોડા માંથી દોરી ખેંચે ને એટલે જાગીને શીરો ખાઈ આવવાનું આવું એને ગોઠવ્યું મહેમાન એનાથી હોશિયાર એ કે આ શીરો તો ખાવાના તો છે જ નહીં એને દોરડું જોઈ ગયો એને છોડી પોતાના પગે બાંધી દીધું અને રાતનો ગજર ભાંગે દોરી તાણી એટલે ઉભો થયો અંધારું ઘોર રાતનો ભાગ રસોડો ભાળી ગયો નાખ્યો શીરો ખાધો ખાવા માંડ્યો ઘરવાળી પૂછે હવા રાડો થોડો રાખો છે ઉ કઈ ખબર પડે નહીં મોઢામાં કોળિયો ને બોલે કોઈ ધણી નો કે પરધણી કઈ ખબર પડે નઈ ઘરવાળી પાછી કે છોકરો વાવું ગયો છે પાણી વાળવા ગયો પછી ઓલો ગરધણી ઘરવાળા ને કે તેમાં રાતે ક્યાં દોરી ખેંચી નઈ લે એટલે તમે શિરો જમી ગયા ને ના બાપા હું નથી આવ્યો એ ઓલો મેહમાન ખાઈ ગયો આવાને ને શાંતિ હોય મોડો થાય છે પણ મને વાત હોય સારું ક્યારેક દેખાડી પછી સાધુ એક દિવસો લઈને નીકળ્યા એક ગામમાં ગયા ને ગામમાં જઈને બધા શેઠજી તો આ બધાને તમે જમાડો ભોજન તૈયાર થયા પંક્તિઓ પડી સાધુ કીધું જમવાનું ખરું પણ બધાય છે ને હાથ એની બાંધી અહીં લાકડા ને ખપાટીયા કોણીએ બાંધી અને હાથ ટાઈટ કરી દો જમો હવે આ હાથ વળે જ નહીં તો જમવું કેમ ઓલા બધા મહારાજ તમે આમકરી કરો છો કોણીએથી હાથ ના વળે તો થાળીમાંથી કોળીઓ નાખો કેમ મોઢામાં તો એ કઈ નઈ અમારું તો નિયમ છે અમે તો ગિરનાર ના દાતાશ્રી ની માનતા માની છે કે ગામ ને જમાડવું પણ કોણીએથી હાથ બાંધી એટલે હા તમારી માનતા અમને ભારે પડી જાય અને સાધુ કેમ કરો ને ગામના હામામાં બે હઈ જાવ હામા કોળિયા દઈ ગયો ને એમાં ક્યાં તમને વાંધો આવે છે આમ જમી લો ને ગોઠવાઈ ગયા આજુબાજુ બધા પણ જ્યાં આવ્યો આને કોળીયો નઈ ને એને મોઢામાં આને હું દઉં આ ફેરવીને લાફો માર્યો ઓલે લાફો માર્યો એ ભાઈ રડિયા રીમાન થઈ ગયું પૂરી ભજીયા શાક શીરો પીરો ધૂળ ધાણી થઈ ગયું સાધુ ને પેલા નગર ભાગ્યા જીવ લઈ હામે ગામ ગયા ત્યાં સાધુ ક્યાં આને જમાડો રસોઈ થઈ શરત બતાવી આના લાકડા ને જેમ હાથ બાંધી ગામના સ્વર્ગ અને પેલું નર્ક બીજાને જમાડીને બીજાને સુખ આપીને જે જીવે એ સ્વર્ગ અને બીજાના દુઃખ ને ભૂલી ને વિચાર કરે એનું નામ નર્ક છે સત્કર્મ કરે સત્કર્મ કરી ભગવાને આપ્યું છે એ પોતે સુખી થવા જ ને પણ સુખી થવાનો ઈલાજ એ ઓળખતા નથી એને એમ છે કે આપણે બેંકમાં જમા કરાવીએ વ્યાજ ગણીએ એમાંથી બધું સેટિંગ કરીએ આમ કરીએ અને સુખી થઈ જશું એમ હજી સુધી કોઈ સુખી નથી થયો સુખી તો આમ પરા સત્કર્મ કરીને લોકો સુખી થયા છે બાકી સુખી થયા નથી ભોજન કોનું ખાવું એ મહત્વનું છું નાની જ વાત કરી દઈશ એક સાધુ જંગલમાં ઝુંપડી ન્યાય રાજા ગયો શિકારે નીકળ્યો ભૂખ્યો તરશો થયો સાધુ ની પાણી મળશે આશા ગયો સાધુ ધ્યાનમાં બેઠેલા પૂછ્યું નહીં બહાર એક તુમડું પડેલું એમાંથી થોડું પાણી પી તૃષા બીજાવી રાજા ભોગ પણ સાધુ ના પાણી પીધું રાજા પોતાના નગરમાં ગયો પણ સાધુ નું તુમડાનું પાણી પીધું ને એને વિચાર આવે આખી જિંદગી આમને કાઢવાની એના કરતા ભગવાન બીજા હોય ને તો કામ છે અહિયાં શું થયું હેલો રાજા થોડું પાણી પી ગયો ને પછી સાધુ જાય ગયા ને પણ સાધુ એનું પાણી પીધું પ્રસાદીનું ત્યાં સાધુ ને વિચાર થયો આખી જિંદગી જંગલમાં ભટકવાનું એના કરતા કઈ રાજા પાસે જઈને થોડીક જો કઈક માગણી કરીએ અને રાજમાં આરામથી રાજગુરુ થઈ રાજાને મળવા આવ્યો રાજા એને મળવા આવે બે રસ્તા બેડા થયા ક્યાં જાવ છો મારા તો હું તને મળવા આવતો તમે ક્યાં જાવ હું તમને મળવા આવો છો શું વિચારો તો વિચાર આવો સાધુ કે હાલ આમ કેમ થઈ ગયું પછી કે મારા તમે અડધું તુમડું થઈ ગયું તો તમે પી ગયા તા તો બસ ત્યારે આ કોના પાત્રનું કોના ઘરનું કોનું અડેલું શાસ્ત્રમાં છે આ બધા છે વાત કરું તમને જોગી સામે હાથે અડીને સાકર આપે તો તમે જમો જમો શું કામ જમો શું કામ જમો બુદ્ધિ આપડી પવિત્ર થાય ને તો સાધુ પુરુષના હાથથી અડેલું ભોજન લાડુ આપે ફૂલ આપે તુલસી આપે સાકર આપે જળ આપે તો આપણે ખાઈએ પીએ અને આપણી બુદ્ધિ શુદ્ધ થાય પવિત્ર થાય એકસો તો એનાથી રિવર્સ પણ હોય ને કે દુષ્ટ હોય અધમ હોય એવાના હાથ તમે અન તમે લ્યો તો આપણી બુદ્ધિ ભ્રષ્ટ થાય થાય ને એટલે પ્રથમ નું અઢારમું છે નારદ સંકાદિક જે હોય તો પણ એ ભાન ભૂલશે માટે કોનું ખાવું ક્યાં ખાવું કેમ ખાવું એમ સમજીને આપણું પેટ છે એ અગ્નિ છે પણ અગ્નિ બે છે એક મસાણ સળગે છે અને એક ય માં જલે છે મસાણ નો અગ્નિ બનાવવો છે આપડા પેટ કે યજ્ઞ કુંડ નો અગ્નિ બનાવવો છે આપણા હાથની વાત છે મશાનનો અગ્નિ હોય તો માંસ ભક્ષણ કરશે અને યજ્ઞ નો હશે તો ઘીને આહુત્યો તલ જવ અને સુગંધિત દ્રવ્યોનું ભક્ષણ કરશે અને યજ્ઞ કરશે ત્યાં ભગવાન પ્રગટ થશે અને સ્મશાન અગ્નિ હશે તો ભૂત પ્રગટ થશે મરીન પિસાજો પ્રગટ થશે આપણા યજ્ઞને આપણા જીવનને આપણે શું બનાવવું છે જમતા જમતા કોળિયે કોળિયે સ્વામિનારાયણ સ્વામી ઘણા લોકો ડાઇનિંગ ઉપર ટેબલ ઉપર કપોળા જ મારતા હોય અને કાં ઝઘડો કરતા હોય કાં ઝઘડો ને કાં ગપોડા મહારાજ લો મરચા એમ જમાડતા જ ને એમ જમતા જ આવો આપડે ચડું કરીને એ ચડું કરી લે બાકી આઠસો મીચી ને એક મિનિટ માં પૂજા પૂરી થઈ જાય પણ આવો મજા આવે નહીં આવી રીતે ભોજન ને જ ભજન બનાવવું અને ભોજન ને સમજીએ ત્યારે ગયું મોદક મગદળ ને મોતૈયા કે જમતા જોયા છે લાખણશાહી ને સેવૈયા કે જમતા જોયા છે તળિયા બળિયા માય તે જાના કે જમતા જોયા છે કાજુ કળિયા મન માયના કે જમતા જોયા છે સજાનંદ સ્વામી માયા